ચાલે ના એવું હતું કે એક્સપોજર નહી હતું એનું કારણ કે ઘરમાં પપ્પા લેવા માંગતા અને મધર મમ્મી વોઝ બિલીવીંગ ઇન પોન્ટીચેરી એટલે અમે લોકો વ્યુઅરશીપ વિધા સેવ મીને ન આવું ફેરફાર એટલે અમને થોડી જાતનું ઘરે ચોપડી રાચંદ્ર આવું કેવું જોઉં ના હું જો એમને કઈ એમને તો કીધું કે શત્રો શા શ્રીમત રાચંદ ભગવાન બહુ ગયેલું છે હરી હરી કરી હે કોઈ ખબર નથી અમને મમલૂત ફરીની ઈચ્છા કરી કેટલું ગાયું છે સમજીએ રાખ્યું છે કે કોઈ પણ આવ્યું છે આવી ગઈ એ તો તમે આંખો નહીં કોઈ કોઈને આવવાની જરૂર નથી એ બધા પાકા છે એ બધા પાસે જઈ ગઈ વાત કઈ નહીં છું કામ જોઈએ બરા નહી તું તો કેટલી પાછલી પગ વાળા ગઈ વાંધો નહીં સુખી આપણે દાદા ઉભાને કહ્યું છે આપણે શરીરને કષ્ટ ના આપશું પરંતુ શરીરને કષ્ટ પડે એને હારી આપણે જોઈ જાઓ છો કે છે શું કહ્યું શરીરને કષ્ટ તો પડવાનું છે હું એને ગમે તેનું સુખમાં રાખીએ તો એને પણ એનું કચ્છ આપે તો જોઈએ ના જાણીએ તો પણ જોશે એ લોકો આશા રાખીએ કોઈ મને કોઈ મારવું આપી નથી મારું હું દાદેશ કેટલું ધ્યાન આપે કેટલો અપાયું મને એટલું ધ્યાન આપે તો સમજવા જેવું છે એટલે દાદાએ અરે અંતરતપ કહ્યું અંતરતપ સંતો તપતું શરીર તપે વગર રહે જ નહીં અને અંદર તપે તો એને આપણે એના જોઈએ તો એને શબ્દની કેમ્પલિંગ થાય શું કરો નહીં તો પછી પેલો કુંડ બનાવવું પડે બધું ઉમવું પડે અને પછી બેમવું પડે એક બોલો ઓળ તપ થો નહીં પેલો મંત્ર સ્વાસ કે છે આપણા આપણો પ્રકાશ છે જે પ્રકાશ નો આપણને આ બધું દેખાય એટલે તપ એ સમજાય દેખાય પાછું એ દેખાવાથી આવું ગુઅ વસવા સોડ પ્રકાશ ગુ એ ભળ પ્રકાશનો સૂચક્ય શબ્દ આપણા આલ્ફાબેટમાં અને આપણને વ્યવહારમાં બેલેન્સથી બધા વ્યવહારમાં રાખે એવું આપણી બેલેન્સ આપણી ગાયત્રી માતાજી આપણા પસન્ન થાય ગાયત્રી માતાજી એટલે આપણી સૌ બુદ્ધિપૂર્વક ની હોય You say you? You say you say what? What one does? <laughs> what one does is that? Ambala. What is that? Ambala. Ambala. What is that? પદ તો બોલ્યા બોલ્યા જા એવું પ્રગ બગું બહુ અદભુત હાથ નીકળી છે જુદી લાઈનો આ દાદાના પસંદ ખુપા વખતે આ જુદા પદ નીકળેલા અને મુક્તિ શું છપેલું અમલ હોય Entonces, así que no hay carretera, pero eh este aire por encima de la época. Por favor. Spotify. Eh, luego la ponen aquí fuera. Un babalo. Paso. Ah. મોટોથી બધો તા અમિત સાહેબે લખ્યું છે આમાં દાદા ભગવાનનું અનન્ય નિધિ વ્યાસંગ કરુદાદાજીને દાદા ભગવાન પ્રત્યે એટલો બધો અસી પ્રશસ્ત રાખ ફરી કે એમને અંદર નિરંતર એકમાત્ર દાદા ભગવાનનો જ નિધિ ન્યાસંગ તમારો નિધિ વ્યાસંગનો કુદરતી સનાતન સિદ્ધાંત છે કે જેમનું નિધિ ન્યાસન અખંડ રહ્યા કરે એમના જેવા એ થઈ જાય એમનું આખું સ્વરૂપ ભગવાનનું આખું સ્વરૂપ નિધિ ન્યાસન કરનારમાં આપોઆપ પ્રગટ થાય એમના જેવી જ આંતરિક જ્ઞાનદશા આપીને સ્વરૂપ નિધિ ન્યાસન કરનારમાં આપોઆપ પ્રગટ થાય એટલે વિવિધ્યાસન શબ્દો પર છે વિવિધ્યાસંગ શબ્દો પર આમાં કોઈ વ્યક્તિ પૂજા નથી બધા સમજાય કે ભાઈ બોલા વ્યક્તિનું નિવિધ્યાસન નથી શું કહ્યું પરંતુ દશાનું નિવેદ્યાસન છે શું કહ્યું દશા તોકે એ અનુભવ પ્રમાણથી એમના દેહમાં પ્રત્યેક અણુએ અણુએ સારા દેહ પ્રમાણથી એ અનુભવ દશા એવી સુંદર રીતે છે પોતાના જ્ઞાતા દ્રશા પ્રકાશની સમજાયું કે નહીં પોતાના જ્ઞાતા દ્રશા પ્રકાશની એ દશા છે અરે દશા જ્યાં સુધી શરીર આપણી સાથે ન હોય દેહ ન હોય ત્યાં સુધી આ દશા અંદરથી ખુલ્લી નથી થતી આપણે કોઈની એવી ઈચ્છા નથી કે આપણે ખુલ્લી ના થવા દઈએ પણ એ થાય જોવાનું આપણું કામ છે ખુલ્લી થાય કેવી રીતે તો કે અમૂર્ત દર્શન છે શું કહ્યું એક અમૂર્ત દર્શન ક્યાં આગળ તો કે મૂર્તિમાં ક્યાં આગળ પણ એ અમૃત દર્શન થવા માટે આપણે મંદિરમાં જવું પડે એટલે મંદિરની મૂર્તિમાં આપણે અમૃતની આપણે ભાવના કરીએ કૃષ્ણ ભગવાનને જોવા તો છે પણ કૃષ્ણ ભગવાન કેવી રીતે જોઈએ એ મૂર્તિ દેખાય છે આકાર થી જોઈએ જે ભાવના વ્યક્ત થઈ છે બધી એ આખી બધી આપણને સાહેબ એનો આખી ભાવના કે મંદિરમાં તો બધાનું જ આપણું સમજાયું ભાઈ દાદા સમજાયું એટલે આપણે મૂર્તિનું દર્શન કરીએ મૂર્તિ મળે અમૂર્તિ દર્શન મૂર્તિ વગર અમૂર્તનું દર્શન થાય જ નહીં પણ આપણે મૂર્તિ એવું સમજાયા કે પેલી પતરાની કે આપણે આઝાદીની જે કઈ દલાઈ હોય કોઈ પણ ધાતુની દલાઈ હોય એને મૂર્તિ આપણે સમજ્યા એ મૂર્તિ એવી જ રીતે એ બધા જ ધાતુઓના એવી કુદરતી ભરેલી જીવનમતી એ મને ખબર નહીં આપણામાં વ્યક્ત છે શું આપણા વ્યક્ત છે બધામાં પણ વ્યક્તતા આપણને પોતાને જ આપણે પ્રત્યક્ષ થવી જોઈએ તો આપણે જેથી પ્રત્યક્ષ થઈ આપણી વ્યક્તતા એટલે પ્રગટતા એ પ્રત્યક્ષ જેટલી થઈ હોય એ કરી શકે બીજું ના કરે એ પ્રત્યક્ષ થયેલી એ હવે આપણે ના હોઈએ એ મૂર્તિ આખાથી ના આવીએ તમે સમજા એ મૂર્તિ આખાથી ના આવીએ ત્યાં આગળ એટલું અમૂર્ત સ્વરૂપ આપણે દશા થાય અમૂર્ત સ્વરૂપ અને અમૂર્ત સ્વરૂપે નિધિ દેખમાં હું કરે છે પરંતુ એ રૂપમાંથી ધીમે ધીમે જવાય એકદમ નથી જઈ શકાતું હવે એટલા માટે જ્ઞાની પુરુષના દેહની વાત કરી રહ્યા એમાં વ્યક્તિની વાત નથી કરી શું કહ્યું જેમાં દશા પ્રગટ છે પ્રત્યક્ષ સ્વરૂપે એ મુદ્દે આ રીતે વાત કરી છે તમને કેમ કહ્યું સમજવા જેવું હવે સમજાવું ના છે કે નહીં સમજાયું મહાત્મા આપણે કહીએ આ બહેનો જ મહાત્મા છે અને ભાઈઓ મહાત્મા છે એ બહેનો અને ભાઈઓ હું કઈ ભેજને એવો જ નથી દીધો કે કપડાં બદલાઈ ગયા તો ભે પડી ગયો એટલે હે એવું નથી મહાત્મા મહાત્મા કોને કહેવાય દશાને પામેલા આત્મદશાને પામેલા એ આખા શાસ્ત્રોમાં મૂળ વર્ણન છે મહાત્મા પુરુષ કહેવાય શું કહ્યું આત્મદશા અને એટલા માટે તો કહે કે આત્મદશા સાધે સો સાધુ શું કહ્યું તો આત્મદશા શું તો કે અમૂર્ત દેહમાં આપણે અમૂર્ત આત્મા સ્વરૂપ આપણી દશા અને આપણે એ અમૂર્ત આત્મા તો થયા છીએ કે બી હું આવી રીતે એમ થતાં થતાં આપણે ગરીબ વર્ગ બોલીએ આમ બેસાડીએ કોઈ પણ મુશ્કેલી બને શાંત એ રીતે આખો બંધ વિજ્ઞાન તો ચકુર્થ બેદમ ચારે કે રહેશે કે આ અમૂલતાનો પ્રકાર હું સમજાયું પણ આપણને આપણે કામમાં પડી ગયા છે એને વખત ના હા દાદાજી એ વખત નથી મળતો એના માટે જ મે દીપક આનંદજીને મેં એકવાર મેં લખેલી અને મેં મે લખેલું કે મને દિવસમાં એક કલાક મળે છે અને આપે એટલી બધી વસ્તુઓ બતાવી છે ઇન ધ સેન્સ કે આપની ડીવીડી છે આપની સિરીઝ સરસંગ સાંભળીએ છે તંત્ર વિજ્ઞાન છે કવિના પદો છે કસેટ છે એટલે મેં એમને એ રીતે પ્રશ્ન કર્યો હતો કે મને જો એક કલાક મળે છે તો એ કલાકમાં સૌથી વધારે મને ફાયદો થાય એવી વસ્તુ કહી કે જેનાથી જે ગોલ છે એ અચીવ થઈ શકે ઓકે શું કરવું તો એમાં જવાબ એવી રીતે આવેલો કે પહેલું છે એ જ્ઞાની પુરૂષ નું પછી બીજું એમણે લખેલું કે આજ્ઞા પાલન ત્રીજું ડીવીડી બીજું શું કહ્યું હતું બીજું આજ્ઞા પાલન આજ્ઞા પાલન એટલે યુ કરેક્ટેડ દિસ આફ્ટરવર્ડ યુ હજુ કરેક્ટ કે એમને આજ્ઞા પાલન લખેલું પછી ડીવીડી લખેલું પછી સીડી અને ઓલ ધ રેસ્ટ ઓફે પછી એમણે તમારી જોડે વાત કરી કે આ રાજ પ્રશ્ન છે તો પછી તમે કનેક્ટ કરેક્ટ કરેલું કે સાનિધ્ય પછી નિધિ ધ્યાસન આવે એટલે આ નિધિ ધ્યાસન આપે ઘણીવાર કીધું છે કે તમને જે દેખાય તે યુ વર રિલેક્ટન્ટ યુસે કે રિયલ નિધિ ધ્યાસન ઇઝ પ્રત્યક્ષ જ્ઞાની પુરૂષનું મુખાકૃતિનું હૃદયથી અવલોકન એમાં એવા બિલકુલ બિલકુલ ભાઈ કારણ કે આખા દેવનો જે પ્રમુખ આખા દેવનો બહુ મુખ્ય આખો છે જે ભગવાન બહુ સુંદર પ્રસિદ્ધ પ્રસન્નતા છે એ ઘણાથી આટલો ભાગ છે એને કમળ કે છે કમળ શું કે છે ઘણા લોકો શિવજીની ભક્તિ કરનારા હથ પોતાનું હકમાં જે ભગવાન પછી માગી હોય તે જ પ્રમાણે થાય એવું ભગવાનના જેવા ભક્ત હોય આપવો નહીં એ તો કે તમે તમને એમાં ખબર પુષ્પણ કરી દઈશું આપજો એટલે આને ખબર કહેશે જેવું પોતાનો આપી દે નહી સમજો કોઈનો કોઈનો એટલે એ રીતે બિલકુલ છે પણ ખરી રીતે વિધિ ધ્યાસન તો સમગ્ર હોય આપ્યું આત્મા આ દેહમાં તરીયથી મારીને અહીંયા સુધી ક્યાં હાજર નથી અમને કહો ક્યારે આ દશા કહેવાય છે આ કહેવાય છે અણુ અણુ બધું પ્રકાશિત થાય આપણા પ્રકાશમાં શું એમાં એવું નથી કે પરાયો છે કારણ કે જે આપણો પ્રકાશ છે એ તો સર્વત્ર છે સર્વત્ર છે એટલે શું કે હું ક્યાં નથી આ ના કરું શું કહ્યું કે તારોજ આત્મા બોલું છું શું બ્રહ્માંડ જાપ દી ગયો બ્રહ્માંડ આ માનસની મનુષ્યની દેહાચારની પ્રતિકીર્તિ ઉપરથી છે પૈકી એને બ્રહ્માંડ કે આપ્યું આખા બ્રહ્માંડ આકાર એના પર છે સમજાયું એને પુરૂષાકાર કહો શું કહ્યું એને પુરૂષ સંસ્થાન કહ્યું પુરૂષ સંસ્થાન અને જે સંસ્થાનમાં એટલે કે મર્યાદાઓમાં ઉત્કૃષ્ટ પોઝીટીવ અને ઉત્કૃષ્ટ નેગેટીવ સમજૂ ઉત્કૃષ્ટ એટલા માટે કહેવાય કે જે મેક્ઝીમમ પનિશમેન્ટ સફર કરી શકે એમના માટેની બીજાનું કોઈ ભડ્યું નથી ત્યાં જ કોઈ ક્યાંય જઈ શકે જ નથી એવું અને દાદા ભગવાન કે છે અમે આ બંને ઉત્કૃષ્ટતા આવું વચ્ચે અને બધું જઈને જોયું છે મેં સમજયું ત્યારે બધા વર્ણર નીકળે છે નહી તો નીકળી શકે નહીં શું મધ્ય રોગના અને આવ dostlarım yo eren yine abay çok güzel çok güzel प्रॉब्लम करता रहें व्यवहार शु कहवागे होम सच सच करू रहे व्यवहार है व्यवहार अगले शून्य अवरा मार्गे चालिया छेव मार्गे सौरा थे अवरा भक्ति तो करे अवरी भक्ति ना कहवा परोक्ष भक्ति कहवाये શું કહ્યું કરો છો ભક્તિ એ તો ચૂકવત નથી ભક્તિ નહી કરીએ તો બીજી બધી ભજના થઈ જશે આપણને સમજ્યા કે નહીં ડોલર ની ભજના થાય જોકરા ભજના થાય એ મોકલું નથી ડોલર ની ભજના પાછળ હાથે ઉભો કરે છે એની બોટમ લાઈન તો ખરીદ નહીં ભાઈ બોટમ લાઈન નહીં લોકો બોટમ લાઈન જોયે ને પણ જયારે શરીર છે સંજોગો છે કુદરત છે તો કુદરત તમને સહેજે મોકલે છે તો આવવા દો સર માટે કે સત માર્ગ માટે એવા માટે સત માર્ગે એટલે સદમાર્ગે કે છે એને અમે કે જે આપણે આપણા લાઈફમાં અને લાઈફ સસ્ટેનન્સ માટે જ્યાં જ્યાં જેટલું છે એ તમારું સમજ્યું ન તમે એમાં કોઈ રૂકાવટ નથી કરી કોઈનું ઓબ્ઝેકશન કશું કર્યું નથી એ દરેક પોતાને સમજવાની વાત છે આટલું બધું આપણે ભણીએ છીએ શું એટલું ના સમજવા પડે શું કહો છો આ રેખા કેટલું સમજી ગઈ પણ જો તમારું તમારી ભણાય એનું એની ભરાશું તમને અર્પણ કરી સમય પણ વધુ થઈ ગયેલી હોય પણ અમુક તો થોડું આવું રાખવું પડે જો સન્માર્ગ તો સન્માર્ગ તો બધાને માટે કરે જ પોતાના દેહના કલ્યાણ માટે છે અલગ પણ છે ને તમે ભેગા થઈને સદમાર્ગે કરો તો કોણ ના પાડેક ભૂમિમાં હાચ છે સર કે નહીં એને ભગવાને ચોરી નથી બે માં એટલે જોજો પાછા સાંભળે કે નહી હા થોડુંક માટે ચોરી ના કહેવાય આપતો એવું જ્ઞાન છે આપણા વ્યવહાર ને વ્યવહાર સંબંધોમાં જે અવરી ઊંધી સમજણો લઈને આવ્યા જીવન જ્યાં ત્યાં ગયે છે એમાં બધી સીધી ને સૌરી સમજણો મળ્યા કહેવાય શું એટલે આપણું જીવન બધું સરખું જાય બે કંઈ એવું નહીં બધું સરખું જાય બીજું કેવું કે છે બિલકુલ જોયું ને જેવો વ્યવહાર જે હોય છે કોઈ જોઈ જકાયું છે નહિ એમાં બિલકુલ બચવું શરીયા છે ખરું જ નહીં જીતું સાંભળે છો નહીં કઈ કઈ બેઠેલી કઈ ગયા નજીક આવી ગઈ તમે છો કે છો What's happening to you now? Nobody it's a half century, who is <laughs> left, where,USTRAL F What are all that really become? That's <laughs> a baby. Practicing to learn from the verses. Now when it means to know which ones that she can write Dhamジ names, What are the goods, what were the goods, are they? They just trust everybody, I giving companies that they buy well, If they see us, they they just principio. क्या क्या है यानी कि बच्चे से यहां पे गाना तो बच्चा बैठा कर रखा है क्या कुछ ठीक है क्या ये बच्चे इनका जो है जरा एक्टिविटी जरा कस्टमर का बात जरा और ये से तो है चलो चल જય સચ્ચિદા અનુભવ નિધિ ધ્યાસન તો બહુ મોટો શબ્દ છે ઘણો મોટો છેલ્લા છેલ્લી ભક્તિ છે ભક્તિકો ભજનાકો પોતે પોતાના સ્વરૂપને ભજી લેવું છે એ રીતે આમ જ દાદા ભગવાનના અસિંઘય કારો જેને પરા ભક્તિ કે છે પરમાત્માની ડિરેક્ટ આપણાથી પોતે થતી આપણા અંતરયામી પરમાત્માની ભક્તિ કેવા અંતર્યામી અંતરયામી એ દાદા ભગવાન અને દાદા ભગવાન કેવી રીતે તો કે પોતાના એમ પટેલ સ્વરૂપે પોતે દેહના અણુએ અણુએ બધું જાણી લીધું છે એમને શું પરંતુ એ જો વિચાર કરજો મનના લેવલે પોતે મનના લેવલે ધ્યાનગર સંપૂર્ણપણે શોટ હતા એને જાણી લેવા માટે કે જે ચાર ઓસ છે એટલે કેવું ધ્યાન રાખ્યું તમે સાંભળો છો સમજો જરા તો હવે આપણે આપણા બધું આપણું વકીલ યુવાન હોય જો માટે બધું સમજી દેવું પડશે એને સૂતો નથી આપણો આજ્ઞાધર્મ માટે છે આજ્ઞાધર્મ માટે છે અને બે દ્રષ્ટિ માટે છે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ ટેમ્પરરી વ્યવહાર દ્રષ્ટિ અને પરમાનન્ટ નિશ્ચય દ્રષ્ટિ પરમાનન્ટ નિશ્ચય દ્રષ્ટિના પ્રકાશમાં ટેમ્પોરરી વ્યવહાર દ્રષ્ટિથી એ વ્યવહાર જે બધો વ્યવહાર માટે પસાર થાય છે વ્યવહાર સ્વરૂપે વ્યવહારથી એ બધો જ વ્યવહાર આખો પ્રકાશિત થાય આપણે મનથી વાણીથી કાયાથી અંતરની વાત બહાર લાની બધી જ રીતે ઉપરથી બધું કમ્પ્લીટ થવું જ જોઈએ દાદા કે છે હવે તમને અતંગ આત્મા આપ્યો છે નિર્લેપ આત્મા આપ્યો છે શું કે છે અચ્યુત આત્મા આપ્યો છે અક્ષય અવ્યય અમૂલ અરૂપી સમજાયું ને આ બધી તમે વ્યવહારમાં છો નહીં તો આ વસ્તુ ભલે જ નહીં બની શકે જ નહીં તમને આ ભેદ જ્ઞાન થાય જ વેરી ગુડ વેરી ગુડ વેરી આ ભેદ વિજ્ઞાન અદભુત એટલું બધું છે કે મન વચન અને કાયા જે શરીર કહીએ છીએ એ શરીર ને ખરી રીતે ટેકનિકલ માત્ર ગલ શું કહ્યું પૂર્વ ગલ એના પરથી શબ્દ આવે છે પૂર્વ ગલ બરોબર હાથ હાથ હાથ પૂર્વગલ પણ પૂર્વ ગલ બોલતા એટલે કુદગલ થઈ ગયું કુદગલ એવી રીતે પૂરગલ એટલે પૂર ભાઈનું જે ગલન ખાલી થાય છે ભરાઈ નું જે ખાલી થાય છે ભરેલું ખાલી થાય છે એ ભરેલું છે એ ખાલી થવા માટે એને ખાલી થવાનું આખું વાતણ જોઈએ કે જેમ એ ભરાઈ પડ્યું છે એવું એક વાતણ હોય કે બધું ભરાવ્યું પછી એમાંથી મીઠું પૂજાય એટલે જન્મ લેવો પડે છે એમાં માતા શું કે પિતા છે મથકો લાવવાની જરૂર કે નથી તો ઉપકાર માનવાનો રહ્યો હો બરાબર માતા પિતા એમનું તો હું મળે જ નહીં એ તો આને ચાર કેન્દ્રો મળો હતો ખાલી જવાનો મેં સમજાવ્યું હે આખા વિશ્વમાં માતા પિતાને સાથી પૂજ્ય ગયા બોલો પછી આમ ને તે ઉ પણ ગયા આપણાથી પૂજ્ય એક રાખવા માંડ્યું શું કહ્યું હા છે અને ત્રીજા જ્ઞાની પુરુષ એ મુક્તિમા અને મુક્તિ અને મુક્ત જીવન જીવી શકાય ને એવા આપણે એવિડન્સ મળે ટાઈમિંગ આવે અને આપણે એ મુક્ત જીવનની મુક્ત દશા પામી શકીએ સમજાય એના માટેના સમ નિમિત્ત જ્ઞાનીપૂર્વક નહીં સમજાય આવી રીતે આમ ચાલે છે બધું ખૂબ બધું આખું પ્રો ચાલો બીજા પોઈન્ટની વાત કરવી છે કે આપણે પંદર મિનિટ પછી બધાને ચા પાણી મળવાના છે આપણે જાતે નહી લઈ લેવાનું બરા જેને ખપે એને આપવાના તમારું છે પૂછવું છે ઓછા નહીં લે તો ઓછે તમે ઓછા છે સાથે ખરો બાજુ છે કોઈ ઘડિયા લઈ જાય એટલે તો હું ભય છે તીરા તુમસ્ક કોટમ મુસ્કુસ્ કોટ ના ના તો કે મુકુતે મને કસીને આ લાઈવ આ સબારી માટી વેગું લાઈવ આ કનેક્શનો બહુ સારું ગમે ગમશે જરૂર જરૂર શ્યોર તમને જરૂર જ બધાને લાભ કરે ને એવું અમે કહીશું ઘણી વખતે તને સારો અનુભવ તને વધારે કામમાં લાગે પણ એ બધાને એકદમ શકે અનુભવ કોને જો પ્રમાણથી જવું જોઈએ ચાલી જવું જોઈએ એટલે ઘણી વખત પણ એમાંથી અમુક બધો વિકાસ ન થઈ ગયો હોય એમને બધું તાવી લઈશું તમારી તારીમાં બધું આવી જશે ને લખ્યું છે કે અંદર વાણીએ કામ કર્યું આવી જાય હા પિક્ટોરિયલ થયું છે આ કહીએ બધા અનુભવ રમતા અમતા જેને જેવું વર્ક થયું હોય જોતા હોય જોવું સમજદાર એને અધ્યાત્મક આવી ગયો છે બહુ જરૂરી બહુ જરૂરી છે સમજાવું ને બધાને કહીએ કે આપણે પોતાના પ્રગતિનું પ્રોગ્રેસ માટે છે મેં સમજાયું લાઈફમાં સારા લેખકો હોય કવિ હોય કોઈ પણ હોય જે અનુભવ થાય ને એમનું હોય તો પછી એના પછી રચા થઈ કોઈ કોઠું જાય આપણા કવિરાજ ને દાદાનો સત્સંગ જેમ સાંભળતા ગયા એમ સત્સંગ અંદરથી બરોબર એને અંદરથી આખું હૃદયમાં પરિવર્તન થતો ગયો અને પોતે કરી એટલે કઈ રૂપિયા નીકળે આવું બધા છે અને કોઈને કેવી રીતે નીકળે તો કે પચીસ નીકળે આપડે ઘણા ને કોઈ નીકળે છે સમજાય છે જ્ઞાનથી પણ નીકળે ભક્તિ પણ નીકળે જવું નીકળે પણ આપણા સમય આપણે અવાજ આવે તો થયા હતા ને લાસ્ટ ટાઈમ તો બે દિવસમાં જે બધું આપણે મને એવું ભાઈ હોય ગુલાબના છોડ જે માટી ઉપર નીચે કરેલી મને એ અનુભવ એવા થયા તો બીજે દિવસે મને આમ કાગળ લખવાનો બૌ આવે નહીં આમ દાદા પત્ર લખાય નહી પણ એ બી અંદરથી જ પૂર્ણ થયું અને એ તમને તે દિવસે કાગળ કવિરાટ નું મને થયું કે આ કવિરાટ ને કેમ બંધ નીકળે બંધ ટાઈમ એવું થયો કવિરા તમારો અનુભવ શું અને અનુભવ આનો આપીએ ને કે બીજા બહુ એન્કરેજ કરે સમજેલો ને હમે તો અનુભવ વ્યક્તિનો નથી હોતો ખ્યાલ રાખજો શું કહ્યું બોલો વ્યક્તિનો જે વ્યક્તિ વ્યક્તિનો જે વ્યક્તિ પૂજા માટે કેવી રીતે નથી કરતા અનુભવ સમજેલો ને બરાબર આ તો એમનાથી દાદાની કૃપા એ કૃપાની પલખાને બધાને મળે તે પણ સમજવાનું છે સમજાવ અને એમાં જે નિમિત્ત બન્યા છે જે નિમિત્તે ભાવે નીકળ્યું છે તો એનો આપણે વાતો કહી શકીએ ને સાચી વાત પણ અથવા તમારો અનુભવનું પ્રમાણ બધું બધું પ્રસાર કરે છે સમજાવ ને એવું છે અનુભવ જેવો છે મન માની ને કયા પ્રતિક્રિયાઓમાં શું પોતાના જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્વભાવથી અને પોતાના સ્વભાવની સક્રિયતાએ કરીને શું પૂરા મન માણીને કાયમના દેહમાં પોતાના સમાનતાએ કરીને દેહની સમાનતાએ કરીને પણ શરૂઆતમાં આપે સમાનતા ના હોય એટલે આપણે બધું કંઈક કહું પડે ખબર બધા એ નીતિહાસના પ્રકારો જ છે બધા સમજાયું એ રૂપમાંથી જ રૂપાતી થાય મેં તો જાય નહીં એ પણ ના જાય આપણે મંદિરમાં બધા આપણે જનતો જ છે ને સમજો ગરીબ શબ્દનું પ્રમાણ હોય તો બધા પ્રમાણ છે કે શાસ્ત્રોમાં એના વર્ણન થયેલા છે કે આ રૂપાંતિ ધ્યાન કેવી રીતે એ તો બહુ છેલ્લું હોઈ શકે તો આ કાળમાં આપણે બહુ ફાવી ગયા છીએ આપણને બધાને કે આ રીત મળી ગઈ છે સેની એ રીતે કરીને આજ મન વચનકાયાના સંદર્ભમાં આપણે કેવી રીતે થાય પણ એમાં કોઈ બી સ્વાદ નહીં લેવાય તમે જોયું ધીમે ધીમે સ્વાદ બધું નીકળી જશે તો તમે જ ન જો પ્રસન્નતા ખૂબ કરે રાજેશ નિધિ ધ્યાસન અને નિધિ ધ્યાસન એ ચિત્ત પ્રસન્નતાનું જો નિધિ તો ઉત્તમ થઈ જાય આપણે કોઈ પણ મહત્વનું મળીએ કે એમને શરીર અસરોના પ્રમાણમાં તો બધું વાર કરે પણ એમાં એમની ચિત્ત તમને દેખાય એ પહેલું નથી બહુ સટલ છે વેરી સૂક્ષ્મ છે સમજાય છે કારણ કે અમે વ્યવહારો રહીએ ને આપણે પણ મહાત્મા મંદિર ન જોતા તો તે પડી જશે એક થોડોક થોડોક આવું થાય છે સારું થાય છે તો સારું કામ કર્યું છે તમે કહો તે પ્રમાણે પછી જરૂર જરૂર જશે આગળ ત્યારે બહુ કામ આપવાનું છે તારું કોલ્ટિવેશન બહુ સરસ થવાનું છે સમજીને તો એક નાનું પદ બોલો પછી આપણે ચાલી વિશેષ પાડીએ જ્યોતિવર બોલશે સરસ ગીરુભાઈ તમને મજા કરતી હશે બગવાશે ક્યાંસી ke ho hase ke ho hase sanatan kasme gochana khayami ko kare mujh Thank you. આખું દાદા ભગવાન કોણ શું એમનું હું સ્વરૂપે કૃષ્ણ ભગવાન ગીતાજીમાં હું હું હું એને જે ગાયું છે તે આપણા બધામાં રહેલા એ નારાયણ સ્વરૂપ શુદ્ધાત્માનું ગાયું છે શું કહ્યું શુદ્ધાત્માનું કે હું હું સ્વરૂપ બધાને કે હું તમારે ક્યાંય જુદો નથી તમે સતેજ હું છું અને હું છું તેજ છો આ જ સંદેશો આપ્યો આખી ગીતા એના વચ્ચે અને દાદા ભગવાન આજે વિજ્ઞાન સ્વરૂપે આખા બ્રહ્માંડના પ્રશ્નો કોઈ પણ ગમે હોય પરંતુ આ સનાતન પ્રશ્ન છે કે ભગવાન શું હશે ક્યાં હશે કેવો હશે આ સનાતન પ્રશ્ન છે પણ આ પ્રશ્ન આટલા બધા વિશ્વમાં ના બધા ધર્મોમાં ક્યાંય પણ આવા પ્રશ્ન સ્વરૂપે થયું છે ઓ બને પ્રશ્ન સ્વરૂપે બધાએ પોતાના જવાબ સાથે અધ્યાહ રાખીને જવાબ અંદર રાખ્યો પ્રશ્ન પણ ખુલ્લો નહીં થઈ શક્યું કોઈ તમને શું લાગે છે એને એટલા માટે ને સનાતન પ્રશ્ન થયો પ્રતા પણ એમ નીકળી નહી શકતો કે નહીં અને એ પૂછ એનો કાયમ ઉકેલ આવ્યો છું કે દાદાએ પોતાના સત્સંગમાં જે કંઈ આવ્યું એ બધા સત્સંગોમાં એમનું જે નીકળ્યું ત્યાં કવિરાજંદ્ર બની નીકળ્યું ત્યાંનું ટ્રુપ વનું માલિકી સંપૂર્ણ સર્વાંગપણે પોતાનું હોવા પણ ભગવાન સ્વરૂપનું દેવના અણુ અણુમાં ક્યાંય પણ એ મનના માલિક નહીં માણી અંતર વાંચાશું કે બહાર વાંચાશું શબ્દ માત્રના માણી શબ્દ માત્ર સ્વરૂપ વાણી શું કહ્યું શબ્દ માત્ર સ્વરૂપ વાણી એના માલિક નહીં અને કાયાના અંતકરણ શું કે બાહ્યકરણ શું એનો માલિક નહીં સંભળાય છે અંદર કહી દો જારી કરી નાખી દઈ જારી વાળું કામ કરનાતન પ્રશ્ન છે અને કામ કરીશું આપણે ચાલી રિસેષ પાડીશું બધા શું કરશો બધા બધા ગમશે ચાલો ભાઈ શું કહેવાય આપણે ના તત્વની ઉપર પી થા केतर संगमा વાતો કરું આપણે પોતે પોતાની વાતો કરી લો બોલ તમે પોતે નહી બોલો હજુ બેકા ઓછા છીએ પોતેથી બોલ પહોંચાડે આપણે ચરણનિધિ માં બોલીએ છીએ ને કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો તો એના વિશે એ તો જ્ઞાની પુરુષિ બરાબર જ્ઞાની પુરુષ એટલે બધા ના હોય છતાં પૂજા થઈ શકે નહીં શું કહ્યું એવું જ્ઞાની પદ તો તમારે થવું હોય તો થઈ જાય તમારે બધા માટે એટલા માટે નથી શું ખોટું થયું ચિંતા થયું તો ના ફાવે છે હું ખોટું થયું ઈચ્છે તેને શું લાગે પછી તો જ્ઞાન જ્ઞાન થવું હોય એને બઉ અવસ્થા આવે એના માટે પહોંચતો ઘરા થઈ શકે જ્ઞાન પડે પછા ના નહીં નહીં જો કેવી વૃત્તિ ને સમજાવો જ્ઞાન ભુજ ની કેવી વૃત્તિ હા તો સમજાવ્યું ને મને આજ્ઞા એ કરે છે ને આપણને બીજું કરે છે આજ્ઞા હું કરે આજ્ઞા જ આપણને કરે છે મીનાબેન ને પૂછીશું એમને જવાબ આપશો શું કે છે આજ્ઞા હું જ કરે છે કે બીજું કઈ બરાબર ના કે છે પૂછીશું ખરે થવું છે પણ તો શું ખોટું છે એમાં એની આપણે સ્પર્ધા કરવા ને કશું વાંધો નહીં શું કે તમે સ્પર્ધા એની જોવી જોઈએ બીસ ઓગણીસ પહેલા કરીને ઘેર આપણું ખ્યાલ નીકળી જાય બધું નંબર એક જ આવે પાસે એ બે બે બે બે બે બે બે બે બે બે બે હાથે એટલા ઘીના ભાગમાં એ ચેલો આવી જાય નંબર લાગે અને એનો નંબર જ ના હોય ને નંબરથી બહાર નીકળી જાય દાદાએ આપણને એવું જ્ઞાન આપ્યું છે રાખા એવી જ આપી છે કે તમે બધા થાવ બધા કબાયા થાવ આગળ જાઓ એવું કહ્યું છે કોઈ બાપ બી તને આવા આશીર્વાદ નથી આવતા શું બહુ કરતા આગળ જવા કોઈ કહે ને આગળ ગયેલા છે પણ છતાંય દાદા જેવું કે શું જ્યાં મજા આવે એવું જ નહીં જ બે તમારે આગળ પાસે છેન્ટરમાં ક્યાંથી હોય વ્યવહાર સેન્ટ્રમાં તો થઈ ગયું નથી બાકી બહેન એટલું સેન્ટર કામ નથી લાગતું વ્યવહાર આખું ચકલું પૂરું થઈ ગયું સેન્ટર શરૂ થઈ ગયું બહુ સ્ટ્રોંગ લાગે એટલે વ્યવહાર દ્રષ્ટિ બહુ મોટી આજ્ઞા છે મોટા મોટી આજ્ઞાની છે વ્યવહાર દ્રષ્ટિ શું એટલે એવા દ્રષ્ટિથી એ રખા વ્યવહારમાં વ્યવહારમાંથી પસાર થવું આપણે ક્યાંય એ વ્યવહારમાં ખર્ચ કરતા રે ખર્ચ કહીએ નહીવું હોવું જોઈએ છે ગુજરાતમાં દ્રષ્ટિ તો છે એટલે શું કહેવાય ના લેવાય એ તો એક જ થઈ જાય તો પાછું અમે દસ બે ભેગું થઈ ગયો હતો શું જ તારી મંગે છે ના કે છે હેલો મમ્મી કરી સાયન્સ ને ગઈ સૌ સાયન્સ ખરું કહીટા ના સમજાયું શું એ તમને જ્યાં ની બનાવી દે પતિ છે ને મોટા પ્રાણ મોટા છે એનું માણસના કેટલા બધા શિખરો છે ત્યાં આગળ જવાનું પાછું વ્યવસ્થિત કૈલા ત્યાં પોતાનું આટલું જ રંગવાનું આટલું રંગવાનું આટલું જગત હોય જગત પડ્યું છે શું કેમ કે છે એવું કેમ કહો છો કેવાય કેવું મન કી નાઈ ગઈ દેખાય ને આ મુદ્દલ એમ તો બધા હવે નાખ્યા કાચ એવું છે આ દેશમાં અને ભરત રાજા કેવો રાખતા હતા કે પોતાનો દેખાય એવો કાચ રાખતા હતા એટલે કેટલો વખત રહ્યા હતા તો બધા રૂપા ના દેખાતા હતા પછી જોયું ને તારે અમની જ વાલીએ અમને સમજાવ્યું કે મારા રૂપને શું જોવો છો તમે તમારા સ્વરૂપ ને જોવોના ક્યાં છે પિતાજી ને આપણે એક જ સંતાનો બે સંતાનો જે કઈ રીતની પાછી હતી કામ જોવાનું છે ને સમજાવે ત્યારે એવું લાગ્યું કેમ શું થશે હું આ ભરો આટલો મોટો ચક્રો નહીં આ ક્યાં વિશ્વ હું રૂપાળો નહીં મારા જો તો કરો મારા મહેલમાં જઈને અરીસા નો અરીસા ને બધી અરીચારૂપી વૃત્તિઓ આપી શું કહ્યું એ ડિસ્ચાર્જ થતી વૃત્તિઓ છે શું કહ્યું થઈ ગયેલું ને એ બધું ડિસ્ચાર્જ થાય છે જોવું તો ખરું હવે આપણું આ શરીરનું વૃક્ષું છે મારું વૃક્ષ કેવું છે રાજુ વાત આ જ વાત છે ભરતજી તો વ્યવહાર ભી પડ્યા અને નાટક નાટક કરી લાગ્યો હતો નાચ નાટલું નાટક કેવું ભરતનાટ્યમ બોલો એટલે ભરતે કરેલું નાટ્ય નાચ ભરતનાટ્યમ એમાંથી ભરત નાટ્યમ તેવું થઈ ગયું કેવું હજુ શીખવા જેવું છે ભરત નાટ્યમ એને પણ આવી ગયું સમજાવ્યું ને સર રાઈટ ઇઝ બિગીનીંગ મન કરો ખ્યાલ હાલ તમે હું નટરાજ મૂકવા જ પડે એમના પિતાજી નટરાજ હતા તમે કેટલા સીઝા હતા પિતાજી પાસેથી આ મળેલો કોઈ પણ પોતે ચક્રવર્તી હતી ચક્રવર્તી ના હોય અને એનું રત્ન હતું ચૌદ રત્ન ભેગા થાય ચક્રત્ન તો મોટા મોટા ભારે કરી નાખેલા પણ ચાલતું બહુ વસમો કરતું તું અતું કરુણ રત્ન સ્ત્રી રત્ન એમને પાણી ભરાવાયું મેં પાણી ભરાવ્યું કેવું કે કયા દેશનું એ જે દેશમાં કાંકરાની મારફત બધા એમ દૂર મળી ગયું શું અને બધું બધું ધીરે ધીરે બધું હોય એ દેશ છે આપડા આ બધા લોક માં છે આપણા પૃથ્વીલોક માં જ છે એવું બોલો સમજ્યું એ બીજા સામાન્ય મનુષ્યનું ગધું નહીં રહી શકે એવા જ હોય બધા મનુષ્ય જો હોય તો સ્પેશિયલ પ્રકારના એને વિદ્યાધારો કે શું કે છે એની દીકરી ના હોય એને એને રહી જવી બહુ મોટું ચક્રવર્તી રાજા છે એમ ચલો મને મને તમારે ભારે તો નહીં બોલું તો મેં જોઉં મેં જોયું રહી જુઓ કે છે ઓકે મારા પછી એને બધી જ આટલા શોખ ગામ તો બનાવે તો નાખે બે વચ્યા કરે એમ કરતા પછી ભરતરા એકલા નાચે એટલે બધા ખુશ થઈ જાય એમ કરતા છેલ્લા એક વખત નાખમાં નાચ્યા અને નાચ્યા પછી જવું આવો અને આવું અને જોવું તો થોડા આવેલું કે જોવા ગયા જોવા ગયા આમ કેમ આમ છે એક એક યુરો તોડી દોડે નાખતા નાખતા એક આગળ બધી આગળ શુભાઇ છે કે નથી પડી ગઈ છે એના બી શોખ શોધી એ મને શોખી છે લગભગ આ બધું હું કહો કે બધું હવે તે વિચાર થયા અને એને કેટલા ભવું મોટો રાજા બે તું શુદ્ધ આત્મા છું બરફ છે આપણે જોયું તો કયું હોલમાં બધાએ એ જોયું હવે તમને મજા આવશે ભરતી જોશો તો હવે મજા આવશે જોજો હશે ભરત એમ કરતા કરતા દેહમાં ભરત હતા એમાંથી નીકળી શુદ્ધાત્મા શુદ્ધાત્મા થવા લાગ્યા એટલે પછી નૃત્ય વધી ઓછી થવા લાગી જળતવા લાગી અને હું ભરું છું આ છું પોતાની આગળ વધી એક કલાક સુધી આચાર્ય હું બહુ એટલે ભરતની સાથે રહી ને ભરત બહુ શુદ્ધ આત્મા છું એક કલાકમાં ખુલ્લી છે બરોબર પાંચ આંકડા વાતરું ભરવું પડ્યું છે આટલું ભરું પડે તેવજ્ઞાન આમ નાગરિકતા શબ્દો સાદા નથી બહુ ગંભીર છે અનુભવ પ્રમાણિત છે અનુભવ પ્રમાણિત બહુ સરસ એટલે શું પ્રશ્ન હતો ખરું ને આજ રીતે શું વૃત્તિ વય નિજ ભાવમાં પરમાર્થે સંકેત શું બોલો બધી વૃત્તિઓ એ વૃત્તિઓ છે ને રિસ્ચાર્જ થતી થતી પછી શુદ્ધાત્મા સ્વરૂપ એવું મંત્રી જીતી જાય એ વૃત્તિ બહુ મોટી વચ્ચેનું છે શુદ્ધાત્મા અને શરીરની વચ્ચેનું એ આખું જીવવા પડે છે આપણું પણ કેવી રીતે જીવવા પડે કે આપડે શુદ્ધાત્મા સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ જીવનું પણ છતાં મન મારીને કાયા અંગાજી જીવવા નું હું કારણ કે પછી એ છે બધી વૃત્તિઓ છે એમાં એમ મહો એમાં ચિકન ચીકણું થઈ ગયું ને ચીકડો ભાગ બધો આપણે આવી થાય છે પછી એ વહન કરે છે ને હું શુદ્ધ આત્મા પછી કેન્દ્રિત થતી જાય છે બધો વ્યવહાર કેન્દ્રિત થતો જાય છે શું કહ્યું ધીમે ધીમે એમ આપણું વ્યવહાર શુદ્ધિ વધે એમ આપણા અંશો વ્યવહાર શુદ્ધિ જાય એનો રીતો લાવે એમ એમ આ આપણું પોતાનું જ મન મચન કે આ એ શુદ્ધિ કરાવના હોય આપણને શું એ વ્યવહારની શુદ્ધિ એની છે બીજું કોઈ ના કરાવ ના હોય પણ આપણે કેવી લે બહાર એકબીજાને કરાવવાની તેવું કરવું એમાં બહુ સમજમાં જેવું છે જોડે રહ્યા હતા કઈ આપણે એકબીજાનું કરીએ એવું નથી થયું અને જોડે રહ્યા એટલે જોડે નથી એવું નથી જોડે રહેવાનું અને બે પોતે પોતાની આઝાદીથી રહેવાનું આઝાદી એટલે શું તો કે નહી શું કહ્યું એને આઝાદી કહેવાય એટલે આઝાદીનો દિવસ છે ને એ આઝાદી સમજી લેજો મને બધું કાયદા વગરની અને એક જ કાયદો એક જ કાયદો જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ મન વાણી અને કાયરુપી જે જગત છે જ એટલે જન્મેલું અને ગત હવે પાસ થઈ ગયેલું છે તે ના સમજ ને ગત જતું જ એટલે આયેલું જ જમને હવે કવા માટે તો જાય કેવી રીતે એને જવું જ પડે ખાલી થવા માટે સાધર્યું કે નહી બોલે બોલો ને ફરી ત્યાગું શું એટલે એમનો શબ્દ એ બહુ ગરબ નહી તને આ કે છે શું કઈ બીજું પૂછવું છે કોઈને દેખાચે કરવું આટલું કરે ને તું બરોબર ને ચાલું તમારું બરોબર પ્રતિક્રમણ એને કહેવાય કે આવું શોધલા છું અને મારે પ્રતિક્રમણ કરવાના છે કેવી રીતે કે આ શોધના હું છું તે વ્યવહારથી છું એટલે રહેવાથી હું શોધનાર છું રહેવા માટે મારે શોધનાને એના માટે જે ના રાખવાને એવો શોધનાનો ભાગ છે અંદર જે નથી રહેવા દેતો શોધના એટલે કાં છું એવી રીતે એની એ શોધના પોતે જ પોતાનું કરીને અને કોની હાજરીમાં કે પોતાના શુદ્ધાત્મા ભગવાનની હાજરીમાં શું કહ્યું કારણ કે શુદ્ધાત્મા ભગવાન એક ની એમનો પક્ષપાત છે જ કોઈ જાતનો ઘણા પક્ષપાત નથી શોભના અંદર બે જાતું હોય તો જવાબ એકી બાજુ પક્ષપાત ના રહે કરી નાખે હું પ્રતિકમનની આખી પ્રક્રિયા જેને છો એ શોભનાની છે શોભના કોણ તો કે આજ્ઞાધર્મને વરેલી કોણ બોલે પ્રકાશને તો વરે તો મુક્તિ પામવા માટે આજ્ઞાધર્મને વરેલી તો કોઈ વાંધો પડે પ્રકાશભાઈ કોઈને કોઈ તમારે સત્સંગ આવવાના જે કરતી ઘરે વરાયા તો ઘરે સત્સંગ થાય છે આગળ ખરું જ એટલે આજ્ઞા અધીમ કહેવાય છે શું કહેવાય છે આજ્ઞા ને અધિમ અધીન અધિનતા સ્વીકારવી એટલે મિટી નો સ્વાદ ચાખવો શું કહ્યું અધીનતા સ્વીકારી એટલે આ સ્વઅધીન પોતે પોતાને અધીન રહીએ ત્યારે ફટકી પડીએ શું કે પોતે પોતાને અધીન રહીએ તો ફટકી પડીએ આજ્ઞા અને અધીન રહ્યા એટલે શોભના અધીન થઈ ગઈ એટલે તું સ્વભના એટલે પોતે પોતાના અધીનુ થાય પછી લોકો છે યુવકા સમજાય ને એવું છે કે આપણે શુદ્ધાર્થના દ્રષ્ટિકો એનો પ્રભાવ છે એમાં શોધના અને એમના વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિ આખી શુદ્ધ થતી જોતી જાય જે આપણને એ શુદ્ધ સ્વરૂપે રાખવી પડી શકતી એવું પ્રશ્ન કહેવાયમાં આપણે પ્રતિક્રમ કરવું પડે કે બેન છું કે કંઈ કોઈની મોકલાયેલી નથી કોઈના લીધે નથી પણ આ તો મારી જ ભૂલનું હવે સમજણ પડી કે મારી ભૂલનું પરિણામ છે શું કઈ બોલ પરિણામ નો કહું સાહેબ હા સર પરિણામ તરીકે બોલે છે તો હવે મારે કોને પણ આધાર રાખવાનો ત્યાં મારી ભૂલમાંથી નીકળવાનો હું જ જાતે નીકળી જઉં ને આ બહાર નીકળી ગઈ ગઈ શુદ્ધાર્થ તમને ભૂતિ મળે એ જ ભાવમાં પરમ એટલે કે સ્વાર્થે શું કહ્યું ભર કે સ્વાર્થે સ્વાર્થિશ નહી સેલ્ફિશનેસ નહી પરંતુ અમારા સેલ્ફ ઇન્ટરેસ્ટમાં તો ભૂલ સેલ્ફિશનેસ સેલ્ફિશનેસ થી સેલ્ફ ઇન્ટરેસ્ટ થી ના સમજો એમાં ડિફરન્સ થોડો એમાં સેલ્ફીશ અને સેલ્ફ ઇન્ટરેસ્ટ સેલ્ફીશનેસ ને તો પોતે પોતાનો શોધનારું જ ઇન્ટરેસ્ટ રખાવતા હોય એવો કેટલો હવાદ આવ્યો નથી પણ તો છે નથી આવતો એવું એ નથી પણ આ તો આપણે ખાતા દેખા આ બધા ભેગા સ્વાદનું તેવું પડી ગઈ છે આવું ચૂકવી જોઈએ કહેશે સાથે બધું બજાર ના આવે કે છે એટલે આ બધું ગેરસેશું તો બધી નીકળવા માટે આ પ્રતિક્રમણો કરવા પડે નહીં સમજાયું એનું ખાસ પ્રતિક્રમણ કરી દે એટલે અતિ થયું હતું અતિ એટલે શોભના બાદ જે છે તે અતિ છે ભાગ બધો એ અતિને પ્રતિ કરીને ઉષુદ્ધાટ પાછું સ્વરૂપ એને કેન્દ્રિત કરી દેવાનું વ્યવહાર સમજાયું અને કેન્દ્રિત પ્રતિ કોઈ વ્યક્તિ પ્રત્યે આપણાથી કોઈ દુઃખ થયું હોય વાનિતી થયું હોય આપણે કોઈ અમારે વિચાર આવે અને કરીને હોય તો બધાને પ્રતિક્રમો કરી પડે સામ સામા એકબીજાને આપણે એકબીજાને જો પરોશ ફરસ કરેલું ઉત્તમ છે નહીં તો અંતરથી પણ કરી જ લો ગમે તમ કરી શકાય છેલ્લા પાસ છેલ્લી સંતુષ્ટી આ પ્રતિકમો એક જ વાત રહી આખા દિવસ શું આજ્ઞાધન તો છે મુખ્ય પણ પ્રતિકમો આપણે મોટો પુરુષ છે એમાં પરાક્રમ આવી ગયા એમાં પરાક્રમ પર આવી ગયા પ્રતિક્રમણ પર સમજાયું કારણ કે પરાક્રમ કયા ભાગ કહેવાય કે અમુક અમુક બહુ વસ્તુ હોય એની હવે પ્રતિક્રમણ કર્યા ક્યાં જઈ આપણે ઘરે બધો પરાક્રમ ભાવ કહેવાય એ રાખવા જ ના દેવા ચીકણા હોય બધા નહીં સમજાયું હું સમજું પૂછું આ તો એમના ભગવાન ખુલ્લા થયા છે અને એનો દેહ છે એ આપણો આપણા બધાનો દેહ મંદિર સ્વરૂપ છે સમજાયું એટલે એની શૂઝી થવી મંદિરને કેટલી મહેનતો કરીને આપણે શુદ્ધ રાખીએ છીએ અશુદ્ધિ કરીએ આપણે શુદ્ધિ એટલે આપણે કંજરા પૂજા પોતા મારવા ન કહીએ છીએ ના અંતર અને ભગવાનના ભાષાના પ્રતિકમણ થયા ત્યાર શુદ્ધાત્મા દ્રષ્ટિએ શુદ્ધાત્મા સ્વભાવે કરીને આપણે અસ્પર સ્વરૂપ જે મન માણી દેહમાં છે તેમાં જે ભૂલો છે આજ સુધી દેખાઈ નથી જેમ દેખાતી જાય તેમ તેમ પ્રતિકમણ કરતા જઈએ આપણાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય આપણાથી કોઈને કોઈને કોઈ પણ રીતે તે રીતે સમાધાન ના થયું હોય બીજું બધું હોય એ બધું પ્રતિક્રમણ કરવું જ ઘટે છતાં વ્યવહારમાં રહ્યા તમારું પાસે વ્યવહાર રહેવું કારણ કે વ્યવહારમાં આપણે નથી રહેતા એ તો વ્યવસ્થિત શક્તિ રાખે છે આપણને શું કહ્યું શક્તિ હોય નહીં અને આ મન મારીને કાયા એ વ્યવસ્થા સ્વરૂપે આજે એ વ્યવસ્થિતમાંથી નીકળી શકે નહીં કોઈ ગાળું વ્યવસ્થિત થાય ગગોળાથી નહીં નો બોસી ફ્રી શું કહ્યું એક્ઝેક્ટ એરસ બેટિંગ શું કહ્યું નીકળ્યું જ છે ચૂંટણી થયું છે સમજ્યું એટલે આપણે જે આપણી ગોઠવેલી વ્યવસ્થા એ વ્યવસ્થા કેવી રીતે અવસ્થાઓમાં અવસ્થિત થઈ ગયેલી શું કહ્યું બોલો અને પાછું ચોરીને ચીકણી કરેલી ચીકણી બધો અવસ્થાઓનો અવસ્થિત થઈ ગયેલો એ બધો વ્યવસ્થિત સ્વરૂપે પાયો અને વ્યવસ્થિત આખો આપણને આપણને સંજોગો આપી અને સંજોગો કેળવા એ બીજાને પાછા ચીટકેલા સ્વે જોડાયેલા ના બને એ તો કનેક્સ બધા હવે આજના જગતમાં ફિલોસોફરો ઇન્ટર કનેક્ટિવિટી ક્યાં છે શું કે છે કે છે ઇન્ટર શબ્દ કેમ વાપરો કશું કઈ એકબીજા કરતા રહ્યો તો જ્યાં ચાલશે ને તો નથી ફિઝિકલ ગ્રોથનેસમાં ચાલીને એ સચલતી સાથે ગ્રોથનેસ સાથે દૂરધમથી સુક્ષ્મતમ સુધીના તમામ સંસારી અવસ્થાઓનો જ્ઞાતા દ્રષ્ટ આપણું થવું નહીં અને જે નાખવા દે તેનું પ્રતિક્રમણ કરું નહીં સુધી મારો સંકોચી મૂળ કેમ ખુલ્લો થાય અને મારો આનંદ કેમ ખુલ્લો થાય અને મારું સચિત આનંદ મારું નિરાતે જમે તેવા ઉદાસ પ્રસંગોમાં પણ પ્રસન્નપણે કેવી કેમ ના રહી શકે સમજાયું કે નહીં બહુ જ જોઈએ ચઢેલું મોડું નહીં શું કહ્યું પ્રચંડ ચિત્ત વાળું મોડું એટલે ગંભીર નહીં બહુ લાય ગમું બે નેચરલ નેચરલ સમજો અજાણ છે બધાને ચિતવું સરસ સરસ દેખાય છે તેવું નહીં સમજાવ યથાર્થ હતી ખબર હે આટલી વાત ચાલો તો વાત થી કહેતો બીજી વાત આશા કઈ નથી કાલે જીતા ચાલશે ગુડ વાંધો કંપની નંબર કયો છે મારી પાસે નથી બોલતું બિલ કોઈને ક્યાંય ના કોઈ ના પંદરમી પંદરમી વાંચ્યું છે ને હા દાદાજી તમે બસો સત્યાવીસ જાઓ ને તો કોઈ નહી બોલી અહી તો મારા બાપા છે એવું છે જુદી છે ભાઈ જુદી સિક્સિક્સ તો કયો નંબર બસો સત્યાવીસો બસો સત્યાવીસ કોઈને ક્યાંય નબળાઈ હોય તો મારે રિવાઈઝ કર્યું છે શરૂઆત કોઈને ક્યાંય નબળાએ હોય તો એને સપોર્ટ કરવો જોઈએ એને ખબર ના પડે એ રીતે તો એને નબળાઈ માંથી નીકળવાનો સ્કોપ મળે બાજુ દાદાજી કોઈને કહ્યું એટલે કોઈને ક્યાંય નબળાઈ હોય એટલે આપણે અત્યારે ગુજરાતમાં બધા રાજા ખબર તો પડે હવે રહે જ નહીં આ જીવતા મંદિરો બધામાં કોઈને શું થાય ખબર તો પડે જ કે નહીં ને બનવો ખબર તો પડે કે નહીં જ નહીં જો એને આપણે સપોર્ટ ના કરીએ એટલે આપણેથી એવી રીતે ના રહીએ કે એની વીકનેસ આપણે થી સપોર્ટ થાય એ સપોર્ટ થાય શું થાય જબરી થાય નબળી નબળાઈને જબરી નહીં કરવાની શું હા નબળાઈ નરમ પડે એવું કરે આપણે રહેવાનું તો એને ખબર ના પડે એ રીતે રહેવું જોઈએ ને એને ખબર પડે તો કેવું થાય અંદર શુદ્ધાત્મા છે ને આજની વૃત્તિઓને બધા એવું થઈ ગયું છે બધું જતી જાય જેટલી નબળાઈ વૃત્તિ વધારે થઈ જાય એનું ખબર ના પડે એ રીતે નબળામાંથી આપણે બધા જોડે આવી રીતે રહેવાથી લેવું પડે કે એને એની નબળાઈનું નીકળવાનો કોટ મળે નિત્રને મળતો જ નથી બીજા જે પોતે તેનું ભરવું પડેલું છે નબળાઈઓથી કોણ છે આની મમ્મી કોની મમ્મી સમજો તો સમજાય નહી સમજો તને આપણે આ ગણામાં એકબીજા બધા રહીએ સામે માટે રહીએ છીએ બધાની નબળીઓ આપણે કોઈ કાઢતા નથી નબળાઈએ આપણે કોઈ કહી શકીએ જ નહીં કોઈ કોઈની નબળાઈ દરેકે પોતે પોતાની કાળી નીકળવી જોઈએ એવું જોવું પણ ગણામાં કહીએ જ છીએ કે નહીં અનુભવ નતા હતા તો બધા કે અમારું મહાત્મા એ મહાત્મા જોડે નહી સમજે ના આપણે આવી રીતે કે આપણે કોઈને કઈ ઉકાર નથી કરતા પણ આપણે એવી રીતે રહીએ તો આપણે આપણા ગુવન વ જોડે રહેતા ફાવશે બધું વસ્તુ પૂછપરછ કે શું કે જોડે નહી દાદા આજે માનસિક સીટનેસ હોય છે જે પુષ્પા માનસિક સીટને પુષ્પા નહીં કહેવાનું તમારે તમે તમારો અંબાર માગો અને એના જોડે એવું રહેવાનું કે તમે કશું જાણતા જ નથી એવી રીતે રહેવાનું તો એને લાગે તો અરુ મારી જોડે આટલું છે તો જાણે કે મારી કાળજી બહુ રાખે છે તો કેવું પ્રેર રહે છે તો એને નીકળશે એ નથી રહેતા પ્રયત્ નહીં કરવાનો કરવાનો પ્રયત્ન સર એટલે જોવાનું એવી રીતે એમને શું ખબર પડે આપણે કેવી રીતે રહીએ બોલો ને અહીંયા કરો જયારે કરું ભાઈ બહુ કાળજી ખબર પડી એમાં શું વાંધો આવ્યો ભાઈ વાંધો સર પછી ખબર ના પડવા દઈ ગઈ આપણે આપણી સેવા સારા માટે કરી હતી ખૂબ જરૂરિયાત થઈ ગઈ પણ અત્યારે હું તમને કોચો થાય કશું નથી આ કામ આવે છે બે શું તો બધા જોર કરે આપણે બધા અનુભવ થાય છે હું એમ નથી કેતો અમે એવા અનુભવ થી નીકળ્યા છીએ બધા આપણા જે વાત કરું છું હું એવું નહીં જણાવે બોલા શું કે છે આ શું કે કાકી શું કે છે બીજું કેમ ખેતી હોય તો બીજું છે બીજું જુઓ આગળ વાંચીએ સાંભળવા યોગ્ય વચનો હોય અને સાંભળે ત્યારે એ વચનો સૂત કહેવાય શ્રુત શ્ર સૂત કહેવાય અને પેલું સાંભળ્યું કહેવાય પેલું સાંભળ્યું કહેવાય મેં સમજ્યું બધા આ બહુ મોટો શ્રુત શબ્દ ઉપર બધું વ્યાખ્યાન કર્યું છે શ્રુત શ્રુત શબ્દ શાસ્ત્રોમાં બહુ ઊંચા ઊંચો શબ્દ છે એને શ્રુત જ્ઞાન કે છે કૃપાદેવજી કે છે ને કે શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન મને સમજો બે મુખ્ય જ્ઞાન પાંચ જ્ઞાનોમાં ના કહેવાય છે એમાંના મતિ જ્ઞાન પહેલું અને પછી શ્રુત જ્ઞાન એટલે કે આપણા મતી એટલે કે કોમન સેન્સ વાળી આપણી મતી અંદરથી ખુલ્લી થતી જાય ચોખ્ખી હોય એમની વૃત્તિઓ ચોખ્ખી હોય એટલે બુદ્ધિના ભાગમાં આપણું નીકલિયર થઈ ગયું હોય તો અંદર કોમન સેન્સ વાળું સમ્યકપણે આપણી બુદ્ધિનો પ્રકાશ કામ કરે એ અંદરથી આખા એના અંશો ખુલ્લા આજે સીધો મોક્ષ થતો નથી एट आ शरीर में फैस करने पैदा थायव थाय खुद हाँ समय बुद्धि अर्थ आ गीता कहीं समय बुद्धि अर्थ समझ समझ समय बुद्धि एट्ले आ डबल स्वभाव वाली मन वचनता प्रारब्धयुक्त प्रकृति है शू क्यू कि प्रकृति ने बधी प्रवृत्ति में જે ડબલ સ્વભાવ મારી છે એ બધી પ્રકૃતિઓમાં એ બધાનો કોઈ પણ સ્વભાવનો પક્ષ લીધા વગર પછી એ પ્રમાણે આપણો અંદર ખુલ્લો થયો હોય એટલે સમ્યકપણે આપણે આપણે જ આપણા મન માણીને કાં વ્યવહારમાં રહી શકીએ જે કરીને આપણે બીજા બધા સાથે પણ એવા વ્યવહારમાં આપણને તેજ રહ્યા કરે એટલે કોમન કેલ્સથી આપણને બધા વ્યવહારનો સોલ્યુશન મળે એટલે તમે બેવું જોઈએ જો આ પાસ આવશો જો ઓ ના ભાઈ અમારે જવું પડે મારે પણ જવું પડે મારે પડે તમને ના આવે ચાલે પણ મારે જવું પડે એટલે આ બહુ મોટો શબ્દ છે શું પોતે પોતાનો બોધ અંદરથી સિદ્ધાંત સ્વરૂપની મજા કરે અને એ વાણી સ્વરૂપ આપણે સ્વરૂપો અંદર વાણી ચાલ્યા કરે અને જે અનુભવ નથી થયો એના ભાગમાં ત્યારે એ વાળીનો વ્યવહાર થાય એ આપણને સંભળાય અને સંભળાયેલું પાછળનો બોધ મળે એવી રીતે છે આ તો છેલ્લી વાત કરી મેં તમને આગળ નહીં વાત કરી પરંતુ વ્યવહારમાં આવી રીતે બધાને એકબીજાને સાથે વ્યવહાર સમજયું પણ આગળ શું કહ્યું કે સાંભળવા યોગ્ય વચનો હોય અને સાંભળે શું કહ્યું એનો મતલબ સમજી ગયા જ નહીં પણ ના સાંભળવા યોગ્ય તો આપણે જેવું છે અભ્યાસ એટલે અટકવું નહીં કોઈ જગ્યાએ ફ્લોમાં રહેવું વર્તમાનતાએ કરીને પ્રેઝન્ટમાં રહીને એમને ફ્લો રહ્યા કરવું જીવન એટલું ફ્લો છે કન્ટિન્યુઅસ ફ્લો છે અને નદીનો પ્રવાહ એક સરખો ફ્લો કરતો હોય કેટલો સરસ લાગે ભલે આમ જેમ થાય પણ સરસ રીતે રહ્યા કરતો હોય સમજે ત્યારે એટલો કહેવાય બહુ સુંદર ક્યારે થાય કે જયારે એ નદી બધી અથડાતી કુતરાતી આમ તેમ કરી અને થોડી સીધી થઈ અને જયારે પોતાના સ્વભાવમાં મળી જવાની હોય ત્યારે ત્યાં સીધી થાય અને બધું ગુજરાતી જાય મત પરિસાર થાય તો ત્યાં આગળથી નીકળે ને બસમાં એને આમા થવું જી અંદરિંગ કે છે ઇંગ્લિશમાં હા અને પછી આમથી આમથી આમ થઈને આમ આમ આવે ને તો બે બહુ નજીક થઈ જાય કટ થઈ જાય રમેશભાઈ મગજ મે અમારે જોતા રહ્યા એટલે અભ્યાસ આપણે કે છે અને અભ્યાસ એટલે શું કે તદ્રુપ થઈ જવું એટલે બીજી ત્યાં સુધી સમજાવે ને તમને તદ્રુપ તદ્રુપ જે હોય તે બીજ અધી આસન બીજ એટલે પોતે સ્વસ્વરૂપ અધી આસન પોતે સ્વરૂપ આસન એટલે પછી એ ચિત થઈ ગયું તમારે એટલે નિવિધ આસન જ્યાં એમને સહજે રહેતું હોય પોતાનું પોતાના આત્મ સ્વરૂપ સર્જર કરીને સમજવું ને સહજ આ આત્મ સ્વરૂપ સ્વર્જો એટલે નિવિદ્યાસન કહેવાય એટલે બધા મંત્ર શ્રીમદજી કહેતા કે આ આપજો મંત્ર એ પ્રગટ કર્યા ને अव आप कहूँ कि लघुरा स्वामीजी शू कहू कि प्रभु आ उमर बहु वर्षमी थी बढ़ु शरीर धीर आटलो दूर हो बहु विरो लगे तो कई कव आपो कि हमें आप नहीं पो निक निकल अ प्ररूप छे अमे रहें करता आप बाग समझ સચોડું અમૃત મળ્યું તો ભલે તો કે લો પ્રભુ સદી કેવું કરી આપો ને કે આપ જ જોયું અમને લાગે પછી અમે તો બીજું બોલ્યા નહી હા લાવે આમ લીધું અને સતત એ એકલું પિત્ર હતું ને એમનું જીવંત લખ્યું કેવલ જ્ઞાન રે બરો એમને બહુ એ થયું હતું એમના માટે હતું એમના માટે સમજ ને આ વાત છે એટલે પ્રગટ અને પ્રત્યક્ષ આ બહુ જ મહત્વનું છે બધાને એમના લાગે શું કહ્યું અને એ પોતે જ્યારા ના ન્યારા હોય આખા સરોવરના જળને લાગે આ કમર કેવું છે મારું ને મારું અને કમર અંદર ન્યા હોય લોટસ તું શું કેશ આખા સમુદ્રા છે હું જેવું શોધું શું કે છે અને પોતાના સ્વભાવથી શોધતા હોય એવું નથી વાંચું આપડે પંકજ કહેલો પંકજ એવું કે હું કાદવ છું કાદવ ને એવું નીકળેલું હું કેટલું મરે કેટલું સારું લાગ્યું મને પંકજ પંકજ જ કાદવ આશા પદ બોલે કરીએ જે તન અને જેમાં જે સત પ્રગટ થઈ ગયા છે જાગૃત છે એ જાગૃત સત્ સ્વરૂપે જે તન છે એ તનની વાચડીએ એ તનની ચિત્ત ચિત્ત સ્વરૂપી ચિત્તની વૃત્તિઓ સ્વરૂપી જે અશુદ્ધ પ્રકારનું છે વ્યવહારમાં તેને શુદ્ધિકરણ થયા કરે અને જેટલી ચિત્તની વ્યવહાર શુદ્ધિ થઈ એટલી જ આપણું તો શુદ્ધ છે પણ એની ઉપર આ ચિત્તની વ્યવહાર ચિત્તની અશુદ્ધિના કારણે એ દર્શન આવરણો રહ્યા કરતા હતા એ આવરણો બધા આપણને દૂર થતા જાય એકસાઇટ જાય દીકર થાય જેમ જેમ એ તો ફળ જેવા જ પાછા બધા એમ સમજાયું હા સતસંગ તમે નહીં વાત કરીએ હમ આ નિશ્ચય શુદ્ધ આત્મા ગંગત એવી વૃત્તિ હોય ને તે આ વ્યવહાર થઈ કે શુદ્ધ આત્મા અને એની જો કોઈ ઝઘડવાનું કે પ્રતિકાર કેવું નથી કરવાનું એને ખાલી જોવું જાણવાનું જ છે પ્રદીપ દીપ શું કરવાનું પ્રદીપ નહીં નામ નથી દિલીપ દિલીપ નું પ્રદીપ કરી નાખ્યું આવું બતાવો તૈયાર નહીં સમજાયું સપ્રસંગે તનની વાત કરીએ જે તન સતની તંગ પામેલું છે શું કહ્યું એટલે સંગ એટલે કંપની સત ની કંપની પામેલું છે એવું એ તન અને એટલે આ વૃત્તિ વૃત્તિએ ધ્યાન દેવામાં પુરુષ અને આ બધી વૃત્તિએ વૃત્તિ અશુદ્ધિ પ્રકાર છે ધ્યાન દેવામાં હું શુદ્ધ આત્મા છું સ્વરૂપી પરમ જ્યોતિ સ્વરૂપે દીવામાં ધ્યાનમાં મનની પાખડીએ પાખડીએ એટલે મન જે જ્ઞે સ્વરૂપ છે અને દ્રશ્ય સ્વરૂપ છે એ જ્ઞાતા અને દ્રશા સ્વરૂપે એમાં મન અષ્ટાખડીનું બનેલું અવ યોગ્ય કે છે અષ્ટ એટલે પ્રકારની પાખડીઓ આ સાથે કહ્યું કે કર્મના મુખ્ય પ્રકારો આઠ છે જે આપણને કેવલના ખુલ્લું થવા દેતા શું કહ્યું બોલો કેવજ્ઞાન સ્વરૂપ સિદ્ધાત્માનું જ્ઞાન પામ્યા પછી અને કેવજ્ઞાન સ્વરૂપ આજના ધર્મ બન્યા પછી મેં સમજાયું એ અમલ આઠ પર આઠ કેમ તો કે આઠ પ્રકારના કયા એ આપણને અંતરાય ભાધા ઓબસ્ટ્રકશન વિઘ્ન સમજાયું ને અને મોહ સ્વરૂપે એ ચાર મોટા એક ચિત્ર કેન્દ્રના શું તેઓના સ્વભાવ સ્વરૂપે કેવા મન મારી શેવાની ટેવો ને તેનો સ્વભાવ મનનો વાણીઓ અંતરની હોય કે બહારની હોય કાયા અંતરની શું કે બહારની શું એ બધો જ એ કેવો એનો સ્વભાવ પાછો કેવો કોઈ જ નહીં આપણને શું કહ્યું નેચરલ છે જેવી આ ઝાડ છે આ પ્રકૃતિ છે બધું છે કુદરત છે બધી પ્રકૃતિભાઈ છે તેવી રીતે આ મન વાણી કાયા સ્વરૂપ પ્રકૃતિ છે એ તો તેઓ સ્મકૃતિ હોય એ તો છેલ્લે લાકડામાં જ જાય ભગવાન હોય તીર્ત ભગવાન હોય બધાને તે પ્રકારે જેમનું જે લીંબુ ને હોય અને તે પછી દિવ્ય દેશના સ્વરૂપ પરમાત્મા વાણી નીકળે તારી એક જીત્યા બતાવીએ પરંતુ જે દેહ કરીને આવ્યા હોય અને બે બધી વ્યવસ્થામાં व्यवस्थापन करो बढ़ो समझ वाणी ना प्रकार दिखो पड़े आत्मा अनंत शक्ति है अनंत गुण हैदार निकले समझ ते जोज के कोई तीर्थंकर भगवंत वाली निकली है आत्मा अनंत शक्ति अनंतव बी रीते अपन ने बदे भेदे कर अपन खुश है અને આનું લોક તમારે જાણવું હોય તો આનંદગનજીના ચોવીસ સ્થવનો છે એમાં મળશે તમને જો મામલા હતો એ લોકો એ બધા જાણો છો ના ના શ્રીમદજી એ ઘણી વખત ઉલ્લેખ કરેલો છે આનંદગનજીના સ્થવન માટે આ કાળમાં છવ્વીસો વર્ષમાં મારે ભગવાન થઈ ગયા પછી અલ્ટિમેટ સાયન્ટિસ્ટ કેવા અલ્ટીમેટ સાયન્ટિસ્ટ જેની ઉપર કોઈ હોઈ શકે જ નહીં વિજ્ઞાન એમાં એ અદભુત વીર પુરુષ થઈ ગયા અને બધા માનવો સાથે માનવ વ્યવહારથી એ પોતાના પરમાત્મા પ્રકાશે કરીને જે રહ્યા મન માનીને કયા સ્વરૂપ આપવું એ સ્વરૂપ થઈ ગયેલું ભાઈ સમજું ભાઈ હા એ આખો વ્યવહાર જવા દ્રષ્ટિથી સો ટકા કેવા વ્યવહાર થઈ ગયેલો શું કઈ બોલો જવા દ્રષ્ટિથી આગળ પડે આ કારકો ક્યાંથી પડાય છતાં અઘરી છે જ નહીં શું અઘરી છે આ ફાઇલ છે એની ફાઇલ જોડે રહેવાનું કેટલું છે વિકાસ રમેશ ક્યાં જવા રમેશ ની કૃપા લીધે છોપરીઓની આપી અને પછી બે દીકરાઓ છે જમી છે બસ હા સારું શું તો સારું કે આવું થઈ ગયું છે આપી દીધું છે એવું છે કે આ કાળમાં આપણે બહુ સુખમાં પડી ગયા છે આમ તો સાચું સુખ તો ચાખ્યું પણ અહીંયા આગળ રહેવાનું સુખ બહુ બને છે ને બધું ધરતી એ તો બહુ સારી વાત કરી આપણે અકીલ તમે જોજો તો માથું એટલે દરેક પૂછાય આપણે અંદરથી દરેક જેમ તો અપીલ આપણા વ્યવહારમાં એવા છીએ જાગે કેમ કેમ ઝોકા થાય દિલીપ થાય જોકા કોઈ દિવસ જાગી ગયો જાગી ગયો બે ને જે સમય તો નિંદ્રા બે ને હારે નિંદ્રા દિલીપ શું કે છે રાઈટ કે નહીં જાગી ગયો કે મને તો જાગવાનું જાગી જાગવાનું હોય તો બોલે થઈ ગયું સમજ્યું પછી કેટલો કેટલો ભાગ બાકી રહ્યો આપણે શુદ્ધ રહેવામાં એટલે ચાર લાઈનો કેટલી સરસ છે દિવામાં પૂરશે આત્મન જ્ઞાન ઘી મનની પાખડીએ એટલે મન જ્ઞાન છે અને હું જ્ઞાતા મન અને વિચારો જે બધા ખરતા જાય છે ડિસ્ચાર્જ થતા જાય છે એ દ્રશ્યો છે બધા અને હું દ્રષ્ટા છું એવો નહી સમજો અને દ્રશ્ય નો દ્રષ્ટા થઈશ તો જ મને એ મનનું ધ્લેય પણ વિચારો હોય એ કોઈ પણ સ્વરૂપે આખું મગલ સમગ્ર મન સ્વરૂપે એનું ધ્યેય પણ મારા જ્ઞાતા પ્રભાવ છે જ્ઞાતા પ્રકાશમાં એ પ્રકાશિત થશે અને જેમ છે તેમ આખું મન મને સમજાતું જશે આને સમજાયું હા અને એટલું આપણું મનસ્પર્ય જ્ઞાન મન ચોથું મહાજ્ઞાન ચોથું ત્યાર પછી કેવું જ્ઞાન હોય છે એટલે એ આજે કેરોજના ખુલ્લું ના થાય પણ એટલા અંશે આપણે ચોરક વારતા હોવ્ય અંદર કારણ સ્વરૂપે અંદર સિદ્ધાર્થના ચોપડી જમા થતા હતા નાનજી મેં ખોટું બોલું મેં ભૂલ નથી સુધાર્થો કઈક ખોટું કરે ખોટું વાત બોલો ભાઈ બોલવાનો આપો મોટો તમારો અવાજ સારો છે નહીં તો બોલો સામે બોલો તમારો જગાવો તો માહિત તમને સામે નાવડું મધ દરિયામાં છે પણ અંદર જે સંસ્થા તોફાવટ આવે ને અંદર એ પાછું આપનારા આવ્યું છે આપણે એવું જ છે આપણું પણ આપણે કેવા એવું છકછ કર્યા કરીએ અને ઘણા કિનારે આઈના ડુબેના છે મોટા મોટા નિરોગીઓના માટે દાદા એ કહ્યું કે પ્રાપ્ત ભવ છે ને આજ્ઞા દિન કરવાનો આજ્ઞા દિન પડે નથી જવાનો એનો આપણું એમ એને આપણી અધિન કરી નાખીએ સિદ્ધાર્થમાં ત્યાં પછી કઈથી કરાવી કુદર ના કયા ભાગના કરાવશો તમે નહીં સમજાયો આમ તો પછી ઉતારી ના પડે નિર્ણય નિશ્ચયથી કેવર્ષ આ રમેશ આ કદુભાઈ આજના છે અમે તમને નથી કહેતા કે અમે ચૂંટાઈ ચૂંટણી વરસથી આ દેહ સાથે રહ્યા છીએ આ સંબંધી રહ્યા છીએ પણ એમાં અમારું પસંદ અમારું નતું હોય એ માસ્ટરની કૃપા માસ્ટરની કૃપા અને શીખવાનું તો આવી રીતે રહેવાનું તે રેવાતું ગયું પડે કૃપાથી રહેવાની પરંતુ અમારો નિર્ણય નિશ્ચય તો આજના દિન પડે હે કરુભાઈ એ કરુભાઈ છે હે ભગવાન હે દાદા ભગવાન આ કનુભાઈ આપની આજ્ઞાદીન એવો શું અશુદ્ધાત્મા સ્વરૂપી આપ અને એમની સાથે રહેતો એ કેવળ આજ્ઞા દિન ભણે છે હવે એ આપના હોવાપાડામાં અને કનુભાઈના હોવાપાડાની વચ્ચે ઘણી બધી અવસ્થાઓ વિધાઉટ from લીવીંગ અને વિધાઉટ પાર વગરની આવશે એ બધી અવસ્થાઓ ee, આપણે આ આધ્યાત્મ એવા ધનવું હોય અને આપણા આવા પવિત્ર પ્રેમ સંબંધ એવા પવિત્ર સંબંધમાં પરમ પવિત્ર સંબંધમાં એ પછી બધા નિર્ણય રાખી શકે આ મંગળીનો નિશ્ચય પરંતુ ભગવાન દાદા ભગવાન શક્તિ આપવી આ સરળ નથી ભગવાન આ શક્તિ આપવી આ શબ્દ પવસી ઉપર આ તો મને અંદરથી રહેવાય વિચાર્યું છે છૂટો પાડ્યા પછી અચ્છા બહુ ના જવું ચાલુ વાતે કોઈ ખબર તો નથી જ્ઞાનકજી મંદિર પણ કહીએ ને તો શું છે કે આપડે હમન પડે ઘી ઉમવું પડે નાખવા પડે અનાથ હોય ત્યાં પેલા પંડિતજી કે છે ના પછી સંતુલન કરવું હોય ખુબ પ્રભાવો કે છે ખુબ પ્રતિભાવિત કરવો પડે અને પછી આપડે કરવું પડે અને પછી બહુ ગરમી લાગે ને આપડે આગળ અગા નહીં કરશો ગોળ નથી એ આપણે મિનિટ આપણે આપણે દસ મિનિટમાં ઉઠાડશે તો બે કલાક નીકળી ગયા કર્યા છે દિલીપ ખોટા નથી અમારે ખોટા નથી પણ પોતે અંદર જેવો રહ્યો હોય એવું ચોખ્ખું કરે એમ બે કલાક જેવું ને આગળ ભક્તિ કરીયે પણ આપડી અંદર હોય એવી જ ભક્તિ નાય ને આપણે અંદર કેવા ચીજ સમજ ના ને બોલ પૂરી ના દીકરી કઈ દીકરી બોલ કમલ કમલ કમલ તો મોટાની બોલશે દાદાજી એક સવાલ પૂછો બોલ એક સવાલ પૂછો દાદાજી દાદાજી એક સવાલ પૂછું છું બોલ સંભળાય એટલે બે જમી વચ્ચે જય સચિદાનંદ આ બોટો બી સવાલ વધારે મૂંઝવણ નો છે મારી પોતાની પણ આ બતાવણી કે તાલી હોય બી શકે પણ અત્યારનો તો મારું પોતાનું છે આ ગું કે હમણાં તમે બોલે કે અંદર જે ભક્તિ હોય એ નીકળી શકે એવું મને યાદ આવ્યું છે મારે તમને પૂછવું કે આ જ્ઞાનવિધિ જયારે થઈ મારી પોતાની ત્યારે આપણે સમર્પણ કરાવ્યું અને એ સમર્પણ કરતી વખતે દાદાજી સમર્પણ કરતી વખતે આંખો નીચે ખાલી એ વાક્ય બોલી ગયા હતા એવું મને યાદ છે પણ જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ જ્ઞાની પુરૂષ અનુદાદાજીની હાજરીમાં સમર્પણ કેવી રીતે કરવું અને એ સમર્પણ એ જ્ઞાનવિધિમાં કરેલું એ બરાબર હતું કે નહીં એ મને હવે મારે ખ્યાલ આવે છે આ દાદા ભગવાન આગળ આટલા બધા જ્ઞાન લીધું હોય સમર્પણ થયું હોય છે એક ખ્યાલ નથી કે હું શું સમર્પણ કરું છું અમારે જ્ઞાન સિક્સટી ટુ શરૂ થયું હું વાત કરું છું સિક્સટીઝના એન્ડમાં અને સેવન્ટીઝના જસ્ટ બિગિનિંગમાં જયારે દાદા ઉપર મામાપુરમાં ઘરે હતા અમે ત્યારે વાત નીકળી જસ્ટ અબાઉટ સિક્સટી સિક્સટી નાઇન સેવન્ટી કેવું જોતું વાત નીકળી સમર્પણ બધા કરે છે સમજે છે એવું પૂછ્યું બધાએ નટું પ્રકાએ મારે એવું જોવાનું નથી સમજ્યો ન સમજ્યો પણ આવી પડે છે મારી આગત એ મોટા મોટું અનુપુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય આને કહ્યું શું કહ્યું મને કહે છે દાદા ભગવાન ને મને આટલે આજ સુધી એ જ મળ્યો કે એને પોતાની ઘર આવ્યો મારી પાસે બોલો એને પોતાની ઘર જઈએ જન્મકાત કોઈ ના ના ના કોઈને બહુ હોય ભક્તિ હોય ના જ્ઞાન છો કરો એને ગરજ બહુ જુદી છે ગરજબો જુદી વસ્તુ છે ગરજમાં કોઈ અપેક્ષા ના હોય સમજાવ પકડી નાખવાની એ અપેક્ષા ના હોય સચિવ શું કહીએ તમને ગરજ કોને કહે ગરજવાન જીવ એને એ સાધું હોય એ નિશાન ના સમજો ને એ ગણેશવાન કહેવાય છે પણ એનું અહંકાર કામ નથી કરતો એ બહુ નમ્રતા કામ કરે છે એમાં શું કહ્યું એ બધી વાતો તો વ્યવહારની છે એને દ્રષ્ટાંત વ્યવહાર ના કહેવાય અહીં અપાય નહીં તમને વાત સમજાય છે એટલે સમર્પણ તો નહીં અને અમારા આટલા બધા આવે ને ત્યારે પણ અમે કોઈ જાય અમદાવાદ જઈને ક્યાંક સમર્પક કરતા નથી આવડ્યું અમારા અંદર હોય જ નહીં અમે જાણીએ બીજી બોલે પણ અમે અમારી અંદરથી જે રહીએ તે એનું સમર્પણ ક્યાં કરાઈએ ખરા અને સ્વીકારીએ ખરા એની કરાય એમાં બે કરાઈ અને પછી મારા અંદર રહી એવું સ્વીકારવું પડે કરવું જ પડે મને ધ્યાન લઈએ હંડ્રેડ પર્સન્ટ આવી બરાબર દાદાની કૃપા જો અમારી પણ હોય તો બિલકુલ સાચી વાત કરે અને એનો અનુભવ કઈ બોલે અનુભવ બોલે છે તો આ પરમાત્મા ખુલ્લા થયા ના હોય અને આપણે આ ગમે શકીએ એટલે પૂછું ને બધો જસ અમે આપીએ છીએ જશ એમનો શું કહ્યું જશ એમનો અનુભવ અમારો અનુભવ અને અનુભવ ત્યાં એ દાદા ભગવાનની કૃપા ઉતારવા સ્વરૂપે ઘણો કામ કરે શરીર કામ ના કરે પરંતુ જે અનુભવ અને અનુભવ પુરુષ છે એમાં પુરુષની સાથે શરીર હોય શું હોય અને એનો અમારે વધાર ના કહેવાય તમને એ વાતો જાય છે એટલે આ લાઈનો કેટલી તરસ છે આઠ પ્રોસઠ ઘડીએ શુ રામ સાગર બોલ રહે છે જુદું પડી આવતી હશે બોલતો બોલવાનો શું શું કહી છે પછી કોઈ કોયલ ચે બોલે કોઈ ચૌદ જ્ઞાન સુગંધો સમ સમજાય એટલે એ જગમ ના થાય આપણે બધા હીરા હોય સમજાય આપણો આપણો હીરો જગમુક્ત થતો જતો એવું છે પછી આગળ કરો ધમધમાય બરોબર જોઈશું ગુ કરું કરું સ્વર્ણ કર્યા કરતા ચાલો નહીં કરતા પેલું કેવલ દેશનની વ્યાખ્યા શું છે બોલના કોઈ નથી ખબર છે આ જગત કુમારા હેમંત્ર બોલાય જો ખુશી બોલાવું આ જગતમાં આ તો પોતાનું થેલો જગત ને આ જગતમાં એ કંઈ પણ કરવામાં આવે છે પહેલો શું કરતા નથી એવું નિરંતર ખ્યાલ રહે કેવળ દર્શન કર્યું અને એનું નિરંતર સુંદર રહે એને કેવું જ્ઞાન કર્યું કેવા એના પ્રગટ થશે એટલે કારણ સ્વરૂપમાં એ બધા પ્રગટ થતા જશે કારણ સ્વરૂપ કારણ સ્વરૂપ આખા એ પ્રગટ થતા જશે અને પછી એવો જે જન્મ પામશે ત્યારે એ પ્રત્યક્ષ થઈ જશે બોલો એટલે રાતે ખબર કે ભાઈ કે ગપુ છે ગપો કે જાવો થોડું નહી સમજી હા કારણ થોડું કેવું જ્ઞાન જ્યાં સુધી અંદર સર્જન સ્વરૂપે જમાવટ ના થાય ત્યાં સુધી એ કાર્ય સ્વરૂપે જગન પાણી શરીરથી એ શરીરમાં ખુલ્લું ના થઈ શકે ઇટ ઇઝ નોટ પ્રિન્સિપલ આરશો ઉદાઉન ઇન વર્લ્ડ બરોબર છે બરોબર છે યસ ગુણ હશે તો અમારા ગુસુકમાં હા બોલો ને શું આશા સાચું કહે ને સાચું એટલે કેવલ એના પર ક્યારે કે સમજે છો જન ગણ જન અને ગણ સ્વરૂપ છે અને એમાં આપણે ગણ સ્વરૂપ બધામાં લેગ ગયા હતા એવું આપણું પોતાનું ભેગું ફેલું એ મન એ જમીએ પછી મન ખાલી થાય અને એને સમજીએ ક્યાં વ્યવસ્થિત ખાલી થાય છે બોલો તો સમજો અંકલ અને એકવાર એક કેવા કહેવાય શ્રીકા શ્રીકા દરેક ના કઈ બધી સંવાદ આવે કે રહેતો નથી પોતાનું શરીર પોતાનો સવાદ આપશે નહીં તો નહીં ખબર પડે તો શરીરમાં જરૂ ના એટલું જોવાનું આપણે આટલું કરજો સહેજો તો નથી પણ અઘરું એ નથી કારણ કે તરણ સહેજો સાહેબ રહેશે હું જાણું નોબલ લેડી દાદાની હાદા નોબલ હે લોકલ ડોક્ટર નઈ ઓલ જ નથી કરતી હોતું હશે આપડો ધંધો નથી કોઈને ભૂલ કાઢી આપે તો એ ધંધામાં છોડી રહ્યા છે આપણે શું કહેશે રમત છેલ્લે ના સમજી સમજી કે હા આપડા ભૂલકી એવું કોઈ આપણે જોવાઈ જાય અને દેખીએ આપડે પણ ધંધો નથી આપણો તો તારો અનુભવ તો બધો ત્યાં એનો ધંધો હોય આપણો તો નીકળી તો જાય ભાઈ હું કઈ અંદર અંદર હર હોય પણ કોઈ ખૂચે છે ના સારું ને ખૂચે છે તે વેરી ગુડ વેરી ગુડ શું પ્રભુતાની બહુ ડાહી દીકરી પ્રભુતાની ડાહી દીકરી પપ્પા તો ચારા ગયા આવી ગયા કારણ કે પે ગૌતમ માર હજી બાર કર્યું ખબર એનું બધું તમે કહ્યું સરસ્વતી આપના બાદ બહુ વખતે ખાબરીએ આપડે સમશે અમાચ કાઢી આપો છે હું બોલવાનું કંજેર બરોબર ને એટલે બોલવાનું આપેન્કુ થેન્ક યુ વખત રાજ જ્ઞાને બીજું કશું જ નથી પરંતુ આત્માનું સ્વરૂપ છે બરોબર છે જ્ઞાન શાંત શબ્દ એ આત્માને લાગવું પડે છે પણ એ શરીરના કોઈ પણ ફંક્શનને એના પાકને લાગુ પડતો નથી એ સિંગ્યુલર રસ છે ખબર છે રાજેશ પરમ શાંત સુધારો સમજુક નહીં સમજુક નહીં દર્શન ખુલ્લું થાય પછી જ જ્ઞાન પ્રકાશ આખો ખુલ્લો થાય છે અને ત્યારે શાંત પરિણામની અનુભૂતિ થાય છે આ સવાલ પૂછવાનો તો આજે થઈ ગયો શાંત એ એક પ્રકારનો રસ છે અનુભૂતિ છે એ ફિઝિકલ કોઈપણ બાબતનો રસ નથી સંસારની કોઈપણ બાબતનો રસ નથી અને છતાં પણ એ આખો આત્માને ડાયરેક્ટ નથી લાવવું પડતો એક પરિણામ છે શમન થવાના પુરૂષાર્થના કારણે શમન થવાના શન થવાના પુરૂષાર્થને કારણે એક ઉત્પન્ન થતી પરિસ્થિતિ છે દીકરા પરમ શાંત સહેબાગ સિદારસ વિતરાશ અને ઉદાસીનતા વધારે મક્યો હતો વિતરાશ પર સુધારસ વિતરાની કોઈ ક્રિયા નથી બહુ વધી કઠિતા હવે ખરે અદભુત સ્વસ્થ આપણને ઘરે અંદર પણ એક પ્રકાશીન તો ઔગારિક છે ક્રિયા જે નથી કે તે સમજો ઘણા કૃપાંતર આ સમજી બેઠા છે ભાષામાં સમજી બેઠા છે રાજેશજી ભગવદ્ ગુણો એટલે વ્યવહારને દિવ્યતા બક્ષનારા આંતરિક ગુણો વ્યવહારને દિવ્યતા બક્ષનારા આંતરિક ગુણો બરોબર ને હમ ભગવદ્ ગુણો ખોટા કહેવાય બરોબર વ્યવહારમાં લઘુતા આવતી જાય એના માટે શક્તિની પ્રાર્થના જરૂર છે શુદ્ધાત્મા તો અનંત શક્તિના સ્વામી છે જ પરંતુ એ ખુલ્લી થાય ત્યારે ને એ ગુરુ સ્વભાવ ક્યારે ખુલ્લો થાય કે દ્રષ્ટિનું જેમાં ગુરુ પણ દબાયેલું પડેલું છે એ ગુરુતાનું જેમ જેમ લઘુપણું થતું જાય તેમ તેમ આપણા સ્વભાવનું ગુરુ પણ વ્યક્ત થતું જાય ખુલ્લું જાય એ નિયમ છે હુરુ નમુ સ્વભાવ શુદ્ધ આત્મા જોઉં આગળ જોઉં તેમ ગમે છે ને પ્રાર્થના એટલે બોલીએ કે ના બોલીએ પણ અંદર હૃદયથી રાખ્યા જ કરવું દાદા શક્તિ તમારી એટલે આપણું કરતા પણ અમારું ફિકતું જાય જાય એટલે લઘુતા આવતા શક્તિમાં આપણને પૂરો દેખાવાનો શોક મળે રસ્તો ખુલે છે બરોબર છે કે નહીં અને મારું ભક્તિ એટલે પોતાની અંદર રહેલા પોતાના ભગવાનને ભજી લેવા ટે ભગવાન જોડે એકતા થઈ જવું છે બરાબર છે કે નહીં બોલા તો આવે છે જ્ઞાન એટલે ભગવાનનો પરમાત્મા પ્રકાર શિવ પ્રકાશ આગળ જન્મ ને તેને હોકાર ના કહેવાય તો એ દેશમાં જ્ઞાન પ્રકાશ ખુલ્લો થાય કહેવાય અજીવ્ય દેશ કહેવાય જ્ઞાન અને જ્ઞાન જ્ઞાની માન છે પોતાનું ખેતું ચડી ગયું હોય પ્રાપ્ત થઈ ગયું હોય શ્વાસ રોય કહેવાય કહેવાય આશ્રય કહેવાય એ પોતાના સ્વરૂપ જ્ઞાન રસી વગર બની શકે એમ નથી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 થી મુક્ત થાય બરોબર છે અધ્યાત્મ ભાષામાં સ્થિતિ હોય મન એ એકાકાર સ્થિતિ હોય મમ્મી છું કપિયા મુક્તિ કહીએમ એ તો ધન પ્રાપ્તિનું પરિણામ છે मिलन और रहमान को भेजा है, धन्यवाद। कैसे हो कैसे? अपने तरीके से दीजिए अपना। ना। अभी जस्ट तो। के लिए आ रहे हैं ना कहीं अंदर। प्रोफेसर डॉक्टर है मैं नहीं हूं ज्यादा। प्रोफेसर। સ્વભાવમાં પોતાની દિવ્ય દ્રષ્ટિએ કરીને પોતે શ આવેલું છો સ્વભાવમાં સ્વડેશ ભાવમાં છૂટું પાડ્યું બોલો પોતાની દિવ્ય દ્રષ્ટિએ કરીને उस साधु की कहने के उन्हें होता नहीं उसका शरीर शरीर का प्रभाव करती है शरीर का प्रभाव करती है कहते एक होते और पुरुष आ मुरारे हुआ हुई आत्मा है क्या ज्ञान नहीं होता परमात्मा से स्वास्थ्य ना होय ના હોય એ તો એ તો બધાને બની શકે પણ એનો ટ્રાઈમ આવે ત્યારે કેવો ક્યાંકા શરીર નો સાથ કેવો Thank <laughs> <laughs> you. દમણ દમણ કેવી પેલા છે દમણ એવી કે દમણ પી કેવું ચાલે ચાલે જ છે હૃદય માર્ગી છે પ્રકાશ કહેવાય ફાઇન એફેસ આખું માલિકી પડું થયું તે આગળ કહે છે સંભાળ નિકાલ એ તો ઉત્કૃષ્ટ શખ્સ છે त्याग कुमार दावी गयो नीमा कोचेन आ गयो त्याग जी मुस्थित तरुफ लंबा लिखा देना तो पड़े लंबा लिखा सो थे क्या नाम की दे बात कर रहे हो तो लोग है क्या और तेरे से ना आजो आयो के જો પરમાત્માના પ્રગત સ્વરૂપે દર્શન થવાના હોય જ્ઞાની પુરુષ થાય જ્ઞાની પુરુષ પરમાત્મા એમને એમનું પોતાનું જેવું મોટા પણ નથી બતાવ્યું આ તો સામાન્ય મનુષ્યો આજે જેમને જ્ઞાની પુરુષો ફરક ના પડે એમના માટે तो सब प्रमाण है कि जो प्रमाण पीछे है हम क्यों कोने रहे थे तो भी यहां ज्यादा रहता था तो बात कर सकते हैं वैसे वैसे जो हम जो मरयो थे ये बहुत प्राप्त करने के लिए बनाया है अभी अभी कैसे तेरी लो सेछु हो देमा देमाते है कहे जो साची जो आज हूं है मोशे रूप का भी भगवान ही तो होवा ये हो है अनंत हो आई उसे को से शब्द है सस्ती दरानों में तो आपको गोल्डन ऑफरूप है जय जय माता दी आपको गोल्डन ऑफरूप है अरे एक जबरदस्त ऑफरूप है माता रानी की कृपा से सबका खुशियों भरा से रहे ज्ञानित पाथ हो કારણ કેમ ત્યારે પરિબળોમાં આપણો ઉપયોગ અવકાશ ના થઈ જાય છે we need to get the ticket for what we call a kiosk card card and soda yeah what's <laughs> the number of the show it's a card and the card is like that no no but maybe વિજ્ઞાન સમજાય એના માટે સતુ સૌ છે એટલે કે વિજ્ઞાન સમજ સમજ કરવાનું છે સમજ આપણા પેખા કેટલા પ્રમાણમાં આપણા વયુવસંગના કોન્ટેક્ટમાં આપણને આજ્ઞા સમજાતી જશે ધર્મ જો આપણને સહાય ના કરતો હોય તો ધર્મ સુધી બરોબર છે આજે આ ધર્મ મળે चदरों को सेखा को दिखाई करे और पड़े देगा के परमात्मा ने देगा के अच्छा करो जाओ तो फिर नीचे से ठीक है कुछ करम पानी में के पानी में तुम्हें खड़ी आए पड़ेगी भाइयों प्रणाम मेरे सुनो पूरी जवाबदारी से होय आईना को आईना के इंस्पेक्टर बजट पर बोझो समझ जवाबदारी पूरा होने जे बीजी कोईप जवाबदार व्यक्ति न हो सके कारण के प्रेम भक्ति की शुरुआत कोई बोलो प्रेम भक्ति की शुरुआत कैसे की शुरुआत करनी चाहिए माने सिद्धों की शुरुआत यह है कि साधना करो कोई नहीं ओम बोलो मुखारविंद सही क्रम नीति में जाने के लिए जो कि हो अब हम तक एक शुरू सही बोलो सही સજીવન સ્વરૂપે સજીવન થયા હોત થાય છે બીજું થાય અને પરિણામ સિદ્ધત્વ નહીં એટલે એનાથી મોટા ભાડે લઈ ગયા આપણે ભાવ ગયા જ ભાવ એટલે એ પોતાના સ્વભાવથી જ વેળામાં રહે નદીનું જળ નદીના જળ પ્રવાહ એનો પ્રવાહ નદી ના જળ સ્વ ના પ્રવાહન સ્વભાવથી પોતાના સેલ્સમાં હોય યુટ્ર નહી ખોટું કઈ ખબર છે ખોટું ઉદ્યોગ સર શબ્દ એ મૂળ સ્વભાવથી આત્માને લાગુ પડે છે એ આત્મા નો સ્વભાવ છે શું પરમાત્મા સ્વભાવ છે બજુ પ્રકૃતિની ક્રિયા કરનાર આત્મા નથી અંબા શું પ્રથમ પ્રકૃતિની ક્રિયા કરનાર આત્મા નથી આગળ દિવ્ય ચક્ષુ એ દિવ્ય જ્ઞાનની જનની છે દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાનમાંથી એક જ્ઞાન પ્રકાશનું કિરણ છૂટું પડેલું शू कहवा छूटा पड़ेला कारण खबर पड़ के को छूटो पड़ो असल देखता देखा देखा विकास थतू जाट ज्ञान विकास पात जाए દિવ્ય સ્વરૂપ કઈ ખુલ્લું થતું જાય પરંતુ જાણે કઈ છે સૂર્ય છે સૂર્ય પણ દેખાતો કેમ નથી દેખાતો થાય એટલે પછી જ્ઞાનથી ખુલ્લો થાય તું ફરુ ક્યાં દેહ પછી આગળ નહીં જ્ઞાની મન વચનકાના બધા વ્યાપારોમાં વેપારોમાં શું જગ્યાએ ક્યાંય પણ ક્રિયાના બાપા હોય જ નહીં ક્રિયાની ધારા એ પૂતગલ ધારા એ આખી જુદી હોય અને પોતાની જ્ઞાનધારા જીતનધારા એ આટલી જુદી હોય કર્મ શિવ્ય હોય કરું પ્રમાણ છે પદ્મધન મંદિર એ છેલ્લું પ્રમાણ છે જૈનો નુકસાન કરતા જઈનો સમય સામે આ કરિયુગમાં સંસારમાં સમાજમાં આપણે નાગરિક ક્ષમતાનો જ માલ ખાઈએ છીએ તમે લોકો શું કહો છો બરાબર એટલે આપણે આ નાગરિક ક્ષમતાનો આપણે ખાઈએ એ માર્ગ આપણી સતત આપણા ખ્યાલમાં રહેવો જોઈએ તો તે પોતાનો માર જો ખ્યાલમાં ના રહે તો ઊંધવો જાય બધું ઊંઘો જાય એવું નહીં અને પોતે પોતાનો ખાધોનો માર સતત ખ્યાલમાં રહેતો જતો બધો આત્મસાહ સમાજ અને એના બધા સંબંધોમાં વૈરાગ આવતો જતો જાય ઘરના કપડામાં ઘરના કપડામાં હીરા મીરાભાઈ કેવા હતા રાણાજી એ ગુણ ગુન કેવું કર્યું ભગવાન સંબંધી અને ભગવાનની ઓળખ માટેની બધી વાતો સિદ્ધિ દાદી સરળ રીતે સમજી શકાય જે આપણને આપણા રોજના જીવનમાં કમ લાગે અને ખરી રીતે એને સતસંગ શરૂઆત કરી જ્ઞાની પુરુષ હાજર હોય ત્યારે હવે સ્વભાવ ક્રિયાથી મહાત્માઓ આજ્ઞા દૂરમાં રહે એને તપ કહ્યું એ તપાની વસ્તુ છે ટીકા પણ આવી છે બોલતા નથી સાચું તો ને આ ગરમ બધા આજના લાય જેવા વ્યવહારમાં સમાજમાં સરકારમાં સદુપણા એવું છે ને કેવું સરસ છે આજ્ઞાધામ બસ આજ્ઞા ધર્મ બસ આજ્ઞા એકઠા બીજું કોઈ જાણું નહીં હું મીઠા કંઈક જાણું નહીં પણ બોલવાનું નહીં એ વાત નહીં નવ કલમોથી પોતાનું આખું વર્તમાન જીવન સચવાઈ જાય અને સતપતિઓ પદપતિઓ સ્વભાવ સંયમમાં રહે અને શક્તિ સ્પૂરે આપણે પોતાના સ્વભાવ સતપતિઓ કહેવાય આ તો આપણે જાતે મોટા એની જોડે વાતો કરી લીધેલી એ બધો અનુભવ કે છે સમજા કે નહીં થોડું થોડું ને તારા માટે ઇંગ્લિશ કરવું પડે આ કરે છે ખતર નીચે ઓળખું કર્યું છે રિલેટિવ ને રિયલ પોતાના ઇન્ડિપેન્ડન્સમાં ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય એ સંભાવ કહેવાય એ દેશ છે આખો સ્વભાવે નિકાલ લોભાવે નિકાલ લો છે આખો બરોબર છે આજ્ઞાધો આ તો જે કરુભાઈ ના આજ્ઞાધર્મથી તમારે એમની સાથે રહેવાનું થયું એટલે ખરું ભાઈ કેટલો ઉપકાર કઈ પડે આગળ એકદમ સીરિય જ્યાં જે બેટર ત્યાં કરજો કશો વાંધો નથી કારણ કે આપણે સ્વભાવ સન્મુખ થયા છીએ શું કહ્યું સ્વભાવ સન્મુખ ગમે ત્યાં ગણાય હોય તે હંમેશા ભગવાનની સન્મુખ જ હોય બોલો ભગવાન સમય એનો અર્થ નથી કે આપણો દેશ ગમે તમ આવીને નવી થી રહે એવું બની શકે જ નહીં પરંતુ આપણી આ દશાએ કરેલું ભાવથી રાતી કરો બધા બેસી જાઓ બધા બોલાવશે સરસ બધા સાથે બધા બોલવે છે બધા સર આપડે નમો મિત્રો સિદ્ધાન પંચ નમકારું ઓપન સ गुरुदेवो लोमित्य सनेसिं वरेम मोय लिंगो वन्दे नमो भगवते वासुदेवाय नमो नमो नमो महाशिवराय महाशिवराय सच्चिदानंद सच्चिदानंदो जय जय श्री मंत्र આપણે આપણે સત્સંગ વાગે પધારી સત્સંગ માટે સાથે અને સાથે મહાપ્રસાદ લેવા માટે પધારી અમને અને સત્સંગનો સત્સંગ અદભુત અનુપમ લાભ આપવો અનુપમ લાભ અમે અને અમારા પર ઉપકાર અમને ઉપકૃત કરવું એવી મારી આપને હૃદયથી નમ્ર વિનંતી છે નવા tank ke dein dein tank ka to rakho 122 323 geological nahi khatam ho sakta